आज आप गडा प्रथम प्रकरण नु बासठमु वचनामृतम श्रवण कर बासठमू तेसठमु एम बचनामृत आज एक साथ समझा जरूरी कारण के बने वचनामृत एक बीजा संबंध धरावे सब प्रथम तो आ बासठ अ तेसठ बचनामृत नो मू हेतु पायो शू है ये समझी याद राखी लेव चाहिए तो सब प्रथम एक दृष्टांत कथा बराबर ध्यान याद रख एक चक्रवर्ती सम्राट धर्म प्रेमी प्रजाप्रिय राजा था विशाज प्रजा पुत्रवत पालन करते प्रजा सुखी थाय एवं सर्व प्रकार तंत्रों एक वकत वीचार आयो। क्यों सुख आटली व्यवस्था तंत्रों गोठवत एक वक्त विचार आजा सुख मैं आटली बड़ी व्यवस्था करूँ छू तो प्रजा ने मार प्रत्ये केव भाव छव एट्ले चार सेवको साथ लई गुप्तवेश में सावसादा सावेश राजा तमाम वैभवों ने लिबास ने एक बाजू मूकीने ऑर्डिनरी पर्सन में सेव साथे एक नगर पहचान चोरा चोरा जाश्राम कर रोकाया जा। बपोर नो समय थोड़े सेवको जो साथ विचार थे हो। कि हमें मालिक भूख्या तो भोजन की कई व्यवस्था करे ए समय बेचार जना दर्शने आया तो एमने आ सेवको कहू कि भाईओ आ आप देश राजा है अम्म सेवको छे सतत रही है भूख्या भोजन व्यवस्था करो तो पेला खड़खड़ा ठसी पड़े आ, आ राजा आजा को खबर छड़ी छत्र अबदागिरी लाव लश्कर खम्मा, गणिखम खम्मा। एनो वैभव एन ठाठ एनो, एनो रूबाव राजा कहता तेना सेवको गिंगवाड़ा जेवा शु बात करो शरमती कहता को हा निक ભૂખ લાગી છે ખાવાનું માંગો સીધી રીતે આપીએ પણ આવી રીતે ઝાડમાં શા માટે નાખો છો આ રાજા છે રાજા અને આ મારી ચોરે ઉતરે જ્યાં બધા બીડીયું ચૂહતા હોય અને એ પાછો માગે ખાવા માંગે એના તો રસોડા એની આરે રાજ વૈભવ રસોડા હોય જ્યાં ધામા નાખે ને સેંકડો માણસો ભોજન કરાવે એ અમારી પાસે ખાવાનું માગે અને પાછો એવો ચક્રવર્તી સમ્રાટ ની પાછો અમારા ગામમાં આવે ચોરે ઉભોરી અમને આમ મળે જવાદે જવા દે ભાઈ આવી રીતે કોઈ પિંડી ન કરવી હકીકત માં રાજા છે પણ મનાતું નથી થોડી થઈ ત્યાં બીજા બે ચાર જણા દર્શન આવ્યા જય સીતારામ કે જય જય પરમા એ ભાઈઓ अपना देश न राजा है मालिक तो भोजन व्यवस्था करो त्या तो ओलाखना सरदार ना राजा नाम लियो य राजा हिंटे हिचकव सोना चांदी थाल मोना चांदी चमचियों जमव छप्पन प्रकार न आरोगवा ठाठ मठ ठी रूआर रहू અમારી દશાની શું ખબર છે દિવસ બગાડી નાખ્યો પેલા સેવકો કે ભાઈ તમને શું દુર્દશા છે આ હરિયાળો સુંદર મજા નો પ્રદેશ છે માથું વાઢી નાખો તો માથું પાકે એવો જમીન ફળદ્રુપ સ્વભાવ છે ખેતીવાડી ધંધા ઉદ્યોગ બધું વ્યવસ્થિત છે અરે ભાઈ ખેતીવાડી મોલા બધું ધોઈ નાખે કા એવા વરસાદ નું ત્યાં પોઈ ન પડે અને કા ભૂકંપ થાય હેકે નાખે કા રોગચાળો ફાટી નીકળે ચિકન ગુન્યા મોલાતમાં રોગ આવે ઢોરમાં રોગ આવે માણસમાં રોગ આવે હા હા કાર થઈ જાય કુદરતી આપત્તિમાં એ પેલા સેવકો કે એમાં રાજા શું કરે ભાઈ કેમ રાજા શું કરે યથા રાજા તથા પ્રજા રાજા કાલસ્ય કારણ જેવો રાજા હોય ને એવું પ્રજાને ભોગવવાનું આવે રાજા જ પાપી મુય તો પ્રજાને દુઃખ જ આવવાનું છે अमार राजा ते कहो नहीं राजा जूलमी ने क्रूर छे। पापे अमे भोग पड़े सारो पुण्यशा हो प्रजा ने नखमाइ रोग भोगे ते ये, पापी छे, ये, उपड़े छे। ये नाम लीध ये तो क्रूर ने जूलमी होव हो। जो नही विषमता आवा दुख आपत्ति आए नही शांतम पापम शांतम पापम एनु नामजना ले રાજા શું બળી એ કયું પ્રાણી પેલી વાર સાંભળ્યું કે કોઈ રાજા હોય રાજાની શું જરૂર છે અમે કોઈ રાજા જોયો નથી નામ સાંભળ્યું નથી એ રાજાની જરૂક ને રાજા ઓળખાવા નીકળ્યા છો શું રાજા અરે ભાઈ આ બધા વ્યવસ્થા તંત્ર સંભાળે એ રાજા શું વળી રાજા પ્રજા તંત્ર સંભાળે છે જો એની મેળે સુરજ ઉગે છે એની મેળે રાત પડે છે શિયાળો થાય છે ઉનાળો થાય છે ચોમાસું થાય છે વરસાદ આવે છે ટાઈટ પડે છે બાજરો વાવે બાજરો ઉગે ઘઉં વાવે તો ઘઉં ઉગે બાવળ વાવે બાવળ ઉગે આંબા વાવે આંબા ઉગે ખેતી કરીએ ખેતીમાંથી પાકે વેપાર કરીએ વેપારમાંથી મળે પુરુષાર્થ પરમ દેવ છે કર્મ કરે એવું મળે છે મહેનત ફળે છે રાજાને માનોક ન માનો શું ફરક પડે છે રાજા થોડો અમારે ખેતરમાં હળ લઈને હાંકવા આવશે માટે કર્મ એ સત્તા મહાન છે બાકી તમે પુરુષાર્થ એ જ પારસ મળી રાજા બાજાને જવા જ જરૂર જ નથી માટે એવું નામ જ નહીં લેતા જો નીકળી ગયા વળી થોડી વારથી બે ચાર જણા આવ્યા આ આપણા દેશના રાજા અમે એના સેવકો હેજ રહી હા ભૂખ્યા થયા છે ખાવાનું કઈક વ્યવસ્થા કરો એ ભાઈ કોણ રાજા ને કોણ પ્રજા એમાં અમે કઈ માનતા નથી અમારે તો સેવા પરમો ધર્મ ભૂખ્યા થયા હોય તો અમે ગમે તેને જમાડી રાજા ને પ્રજા એવા ભેદ છું કામ ખાવો બધા માણસ સરખા માનવ ધર્મ મહાન છે જન સેવાય જ પ્રભુ સેવાય ખાવાનું જોયું તો કયો બાકી આવા ભેદ ઉભા કરીને અમને પાછા તમે બીજે રસ્તે ચડાવો અરે ભાઈ રાજા છે એને જરા મુજરો કરો પ્રણામ કરો એ અમે એવા દેવ મંદિર દેવલા એમાં ક્યાંય જાતા જ નથી સેવા કયો નીકળી ગયા હોળી પાછું થયું ત્યાં ચાર પાંચ જણા આવ્યા આમનો માહિયા રાખો એવું છે ભૂખ્યા થયા છે ખાવાના લાવા ઓ હો હો હો અન્ન દાતા ગણી ખમ્મા ગણી ખમ્મા રાજા ધીરાજ સોને કે છડે રૂપે કે મશાલ એ ચક્રવર્તી સમ્રાટ આપડા ગામમાં આવ્યા છે આ છે અરે શું બોલ્યા નહી પગમાં પડી ગયા સલામો ભરવા મેડા ખાલી છે સરસ મજાના ઉતારા કરાવ્યા છપ્પન પ્રકારના ભોગ બનાવ્યા આડત્રીસ પ્રકારના શાક બનાવ્યા બત્રીસ પ્રકારની છાશ લાવ્યા કોઈ વીજણા ઢોળે કોઈ પગ દબાવે કોઈ સ્તુતિ ને ગાય ત્યાં કોઈ હશે શ્રદ્ધા ભાવના વાળા ધર્મ કથાઓ સંભળાવે રાજાની એવી ઘણા હળી મળીને રાજા રહ્યો આ લોકોએ બહુ સેવા ભાવનાથી લોકોએ ભગવાન રાજાને રાજી કરી દીધા રાજા પ્રસન્ન થઈ ગયા એક દિવસ પછી રાજા ભારે હૈયે ત્યાંથી વિદાય થયો અને આ ભાવુક લોકોએ એને ભારે હઈએ અશ્રુભી આજાને વિદાય આપી ઓહો ક્યાં ચક્રવર્તી સમ્રાટ એને દરવાજે જવાય ન આપણે ઘેરે આવ્યો અને આપણને સેવાનો લાભ અન્નદાતા કેવાય ભાઈ રાજા તો ઈશ્વર અંશ કહેવાય એનું આપણને ક્યાંથી આવી રીતે સન્માન સેવા કરવાનો અવસર મળે રાજી રાજી થઈ ગયા દિવસો સુધી તો એનો કોટો જીવ્યા ચ્યાં સુધી ઉતરો નહીં એવું પણ જેવો રાજા રાજધાનીમાં પહોચ્યો એટલે તરત ધડા ફરમાન કર્યા જે લોકોએ મારી સેવા કરી છે ઓળખીને સમજીને મારા રાજમહેલમાં મોટી મોટી હવેલીઓ સેવા કરી હતી રાજાએ પોતાની રાજધાનીમાં વસાવી દીધા અને રાજા પોતાને સુખે અને સુખિયા કરી દીધા એવી જ રીતે આ અનંદકોટી બ્રહ્માંડના રાજાધીરા ચક્રવર્તી પરાત પર પુરુષોત્તમ નારાયણ માનુષમાં વેશમાં પલટો કરીને પોતાના તમામ પુરુષોત્તમપાણાના વૈભવ થાઠ માઠ રૂવાબ્વર્યો એનો સંકોચ કરીને સાવ મારી તમારી જેવા થઈ આ પૃથ્વી ઉપર પાપા પગલી માંડીને આપણી વચ્ચે આવીને બેસે છે એ વખતે એને જે ઓળખીને સેવા કરીને રાજી કરી લે છે એ પુરુષોત્તમ નારાયણ પાસે સેવામાં પોચી જાય છે જે ઓળખતા નથી એ પહોંચી શકતા નથી ઓળખવા કઠણ છે સાવ આપણી જેવા આપણી પાસે ખાવાનું માગે ટાઇ વાતાંતરો છે ઘણા લોકો આ સમાજમાં ધર્મ સમાજમાં એમ કહે છે કે ભાઈ ભગવાન જેવું કઈ છે જ નહીં તમે વચમાં ક્યાંથી લાવ્યા કર્મ જ મહાન છે કર્મ કરો કર્મ નિર્જરા કરો कर्मबंधन मुक्त थी जाओ सीधा भगवान, भगवान, भगवान, भगवान, भगवान क्रूर न हो प्रजा एटा दुख हो सृष्टि का दुनिया बनाई तू दुनिया बनाने वाले आई रीते बना शूच नीचना भेद हिंसक प्राणियों हाहा ना हाहाकार त्रासवादियों खून खराब क्रूर जुलमी न हो जो ये। ये अमुक लोकों कहे कि भगवान पर तत्व जरूर है परंतु ये पृथ्वी परिसी का, का बेटा नहीं समय कोई महा मानव कहो कोई अवतार पृथ्वी पर आटे कोई मांझीण होने हो भगवान मनाय नही ये तो उल्टा नु भगवान अपमान कहवा अमुक ओहो हो ये आई गांधी सेवको आयानी शरणे थी जाए परम पद ने पे समझवा राजाए पेलाक ने पोता राजधानी मसाया राजमहल मे अमुकिया मोटा भागना भागी गया पाचा पोतपोता गामडे जता रह कारण त्याव नहीं ભરવાડના છોકરાઓને ભેડા કરીને વાતોચીતો કરે એમાં ભણવાની ઉંમર વાળા હોય જરા હોય એવા ગોવાળિયાઓના છોકરાઓ ને આ સંતો લઈ આવે અહિયાં કે તમે ભણો ગણો તો સારું કારણ કે એ લોકોનું કપરું જીવન જીવન છે ભાઈ દૂર દૂર થી ઉનાળાના કેટલા મહિના સુધી પાણી ખભે ઉપાડી ઉપાડીને ભેંસો હોય પીવા માટે હારવું પડે પોતાના માટે લાવવું પડે ઘાસચારા હોય ને હિંસક પ્રાણીઓથી બચવાનું ત્યાં લાઈટ ના દીવાજી પહોંચ્યા નથી કોઈ સગવડતા નથી રસ્તા નથી વાહન વ્યવહાર નથી પેદલ કામ કરવા કઠોર જીવન એમ એટલે એમ થાય કે આ ભણે તો સુખિયાત થાય કઈ સારી રીતે શહેરોમાં વસે લઈ આવે પણ થોડા દિવસો થાય એને કાંઈ એક ફી નો ખર્ચો કરવાનો નથી રેવાનો ખાવાનો પીવાનો કપડા નો પુસ્તક નો સ્કૂલ ફી નો કશો બધો સંસ્થા ભોગવવા તૈયાર છે બિચારા ભણે બે ત્રણ દિવસ થાય ને એટલે રોવા માંડે અમને ત્યાં પાછા મૂકી જાવ અરે આ તમને શું વાંધો છે આજો સરસ મજાના પંખા ફરે છે કેવા મજાના બંગાળ મકાન બંગલા ખાવું પીવું બે ત્રણ દાડા થાય રસોઈ હવારમાં વઘસ લાડવા તે બધું દૂર તમને વાંધો શું છે ને ત્યાં જઈને એ છાણમૂતર ચૂથવા ને કેવી મજા હોય એ તમને હું ખબર હોય એ અમે પાણા નો કરીને આગા પાછા બાવળિયા બધા ઠુંઠા કરીને જે હોઈએ અને જે મજા આવે એ મજા નથી આવતી અરે ભાઈ બે અક્ષર ભણો કાલ સવારે નોકરીએ વળખશો ગાડીઓમાં ફરતા થઈ જ અમારે બેહિન જે ફરીએ ને એમાં મજા આવે ને એ મજા અમને જવા દેવું એક કઈ રોકાતા નથી એક રાજા સવારી લઈને નીકળ્યો ને એમાં રસ્તા ઉપર આમ ટગર મગર જોતો છે એમાં એક સામાન્ય સાવ મહિલા પણ હવે કુદરતે કઈક થોડું બે ટકા રૂપ આપ્યું હોય છે રાજાને ગમી તે રાણી તેને કીધું સેવ કરો કારણ લઈ જાઓ આપણા રાજમહેલ માં શાદી ની વ્યવસ્થા કરો વાત પૂરી થાય તે રાજા એવી રીતે ઉપડાવીને લઈ ગયો એની યાર સાદી જે કઈ વિધિ છે પૂરો કર્યો રાણી બનાવી દીધી હવે થોડા દાડા થયા ને ધીમે ધીમે જેમ પાણી ન પકઈ સુકાવવા માંડે વરસાદ ઝાપટું આઠ મહિના પછી ન આવે ને જેમ મોલ સુકાવા માંડે એમાં માનીતી રાણી નવા રાણી તો સુકાવા માંડ્યા રાજાને તો એના ઉપર બૌ પેલું એટલે રાજા દુઃખ પડી ગયા એટલે રાણી ને શું થઈ ગયું વૈદો નકીમો રાત દિવસ પગે સેવા કરે ઔષધ કરે પણ ઔષધ લાગે નહી રાણી વધારે જેમ દવા દેમ અવળી પડે રેલવે સ્ટેશન માં આપડે બેઠા નથી કેતા ગુજરાત મેં લેઠ હે પંદર મિનિટ પછી પાછી સૂચના ગુજરાત મેના ઘંટા લેઠે એક ઘટા લઈ ગયો ઊંધો હાલે છે આની જેમ દવા કરે ને એમ વધારે વધારે દુબળી પડતી જાય એટલે રાજા ને એમ થયું કે ગુજરી જશે એટલે બહુ દુઃખ થયું એટલે ઉદાસ ઉદાસ રહેવા માટે રાજકચેરીમાં આવે પણ મન કે લાગે નહીં દિવાનની નજર ચકોર એમણે જાણી લીધું કે રાજાને કંઈક ઉદાસી છે એટલે એમણે પૂછ્યું કોઈ નહોતું ત્યારે મહારાજા તમને તકલીફ શું છે ઓ દિવાનજી તકલીફ તો એ છે કે નવા રાણી છે ને બીમાર રે છે અને મને લાગે છે આટલી બધી દવા આટલા વૈદો હકીમોન છતાંય સારું ન થાય એ તો બહુ બેડ લક કહેવાય દિવાનજી કે મહારાજ હું બધી વ્યવસ્થા કરું છું ઉપચારો પણ વ્યવસ્થિત ગોઠવાવું છું આપણા દેશમાં એવા હકીમ નહીં હોય તો બહારથી લાવવાની પણ વ્યવસ્થા કરું છું અને જરૂર સાજા થઈ જશે તમે ચિંતા કાઢી નાખો અંદાથા તમે નાખુશ હો તો પ્રજા નાખુશ થાય એટલે તમારે તો હંમેશા તમે દુખી હો તો તમારે હસવું જેવી રીતે તમે લોકો બહાર હસો જ છો બાકી ઘરમાં જાઓ એટલે બે થપટ નાખી દે ઘરે જઈને તમે એમ કે આ શાક ને બધું ઠરી ગયું છે તે ચક્કું હાથે ગરમ કરી લે પણ છતાંય આમ રાતી રાઈ જવા થઈને બહાર ભરો એવી રીતે તમારે તો ખુશ જ રહેવું ભલે દિવાનજી ગયા નવા રાણી નું ભયા બધી વાત જાણીને બધી વ્યવસ્થા ગોઠવી દીધી થોડા દીડા થયા જેમ બોલો પાણી મળે ને મોલ પાછો આમ વકરવા માંડે એમ ભાદરવાનું મોલ ચરી ફાટ ફાટ થાય રાણી તો કોળવા માં રાજા તો દિવાનજી મેં એને આપણા રાજમેલ ની પાછળે ઘાસ કુબો બનાવી દીધો અને થોડા દાંતણ વ્યવસ્થા કરી દીધી અને આપડા જે દાસદારી સેવિકાઓ એના રાજમેલ નહી દીધું કે બે દિવસના સૂકા બાજાના રોટલા રાખવાના ન હોય તો હુકવીન રાખવા એટલે એ બધા સેવકો ને આંગણે આંગણે જાય બબે દાંતણ નાખે ને દે જે માય કરીને રોટલો આપે એ રોટલા લઈ આવે કુબામાં ખાય ને ત્યાં સુવે તમે રાજમેર જાઓ એ પેલા હું રાણી ત્યાં પહોંચાડી દઉં છું આ દવા કરી અરે પણ આ શું શું આ કેને લઈ આવ્યા છો તમે આ દાંતણ વાળી છે એને આ રાજમેલ માં ખાવું ફાવતું નથી એટલે પછી દેજે માય રોટલો ટુકડો આપે એ પછી કુબામે ફાવતા નથી આ વ્યવસ્થા કરી આ દવા કરે અરે મારી રાણી મહારાણી થઈ લાડીલી રાણી થઈ અને દાસ દાસ ત્યાં આમ હાથ લાંબા કરે તો કરે મને લાંછન કેવાય અરે કાઢી મૂકો અને નવા રાણીને કાઢી મુક્યા કહેવાનું શું છે ભાઈ રાજાની પાસે રહેવું હોય તો રાજાને જેવી સમજ રાજાને જેવા સ્વભાવ રાજાને જેવા ગુણ એવું ઔચિત્ય જોઈએ એમ ભગવાન પુરુષોત્તમ પાસે જાય પણ પુરુષોત્તમની પાસે રેવાય એવા સ્વભાવ જોઈએ એવા ગુણ જોઈએ એવી સમજ જોઈએ તો પુરુષોત્તમના ધામમાં રેવાય નહીતર તો આપણે કહેવત પડી છે ને કે વાંદરું વૈકુંટમાં ટકે નહીં ભગવાન તેડવા તો આવે પણ સ્વભાવ એવા ન હોય ગુણ એવા ન હોય તો ત્યાં પહોંચાય નહીં અને રેવાય નહીં એટલે એવા ગુણ જોઈએ બસ આ વચનામૃતનો પાયો છે આ જે વચનામૃત આપણે બાસઠ પ્રથમ નું વાંચ્યું એમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કીધું કે મારા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ભગવાનમાં ઓગણ ચાલીસ ગુણ રહ્યા હોય છે નિરંતર રહે છે નિરંતર રહે છે કેવા કેવા સત્ય શૌચ પવિત્રતા દયા શાંતિ એટલે સહન કરવાનો સ્વભાવ અત્યંત ત્યાગ સંતોષ સરળતા શમ દમ તપ સમાન ચિત્તવૃત્તિ તિતિક્ષા ઉપરેતી નિવૃત્તિ પરાયણ શ્રુતવાન ज्ञान विरक्ति ऐश्वर्य शौर्य तेज बल स्मृति स्वातंत्रता कौशल्य कांति धैर्य मृदुता प्रगलभता आश्रयदाता शील ओच बल गांीर्य स्थर्य आस्तिक्य की सन्म्मा अन्हंकृति अहंकाररहितपण आवा कल्याणकारी ओगन चालीस गुण भगवान में अखंड रहे गुण भगवान भक्त में कई रीते નહીં તર આપણને એમ થાય ભગવાનના ગુણ આપણે શું કરવા છે ભાઈ ભગવાન ભગવાન રાખે પણ એ સમજાય નહીં તો એવો જ વિચાર થાય એટલા માટે આ ગુણ જરૂરી છે કે ભગવાન જેવા ગુણ ના આવે તો ભગવાન પાસે આપણે પોહાઈએ નહીં એટલે એ ગુણ જોઈએ એટલે સ્વયં સ્વામી કીધું કે એવા ગુણ છે એ ભક્ત સંતમાં સાધકમાં કઈ રીતે આ ગુણ આવે કે જેથી કરીને એવા ગુણ આવ્યા હોય તો પુરુષો તમની સેવામાં રહેવાય એટલે શ્રીજી મહારાજે આ કહ્યું અને આ પ્રશ્ન પૂછાયો એ બહુ જ રિલેવન્ટ છે યોગ્ય છે વળી એમ નતર તો વાંચીન કાઢી નાખે ભાઈ ભગવાનના ગુણ આપણે માણસના ગુણ નથી આવ્યા તો પછી ભગવાનના ગુણ તો છેટા જ છે પણ હવે જેને માણસના ગુણ સિદ્ધ કરી લીધા હોય તો આમાં માણસના ગુણ આવી જાય છે માનવ ના આવે છે એટલા માટે આ વચનામાં બહુ મહત્વનું બહુ એટલે બહુ જ મહત્વનું છે જો ત્યાં એની પાસે રહેવું હોય તો આ ગુણ જોઈએ કલ્યાણકારી ગુણ ભગવાન નિશ્ચય એટલે ઓળખાણ યથાર્થ ભગવાન સ્વરૂપ જો ઓળખાય જાય તો જ ગમે એટલા તપ કરો ગમે એટલા વ્રત કરો ગમે એટલા ચાંદાણ કરો ગમે એટલા તીર્થમાં સ્નાન કરો ગમે એટલા યજ્ઞ કરો ગમે એટલા દાન કરો ભગવાનનું સ્વરૂપ જો ન યથાર્થ ઓળખાય તો કલ્યાણકારી ગુણ આવે તો ભગવાનનું સ્વરૂપ કેવું ઓળખવું અને કેને યથાર્થ નિશ્ચય કહેવાય એ આ બાસઠ માં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને કાળ જેવા ન જાણે ભગવાનને કર્મ જેવા ન જાણે માયા જેવા ન જાણે સ્વભાવ જેવા ન જાણે પુરુષ જેવા ન જાણે પણ એ બધાથી જુદા પર જાણે અને બધાના નિયંત્ર જાણે કાળકર્માદિક બધાના નિયંત્રતા જાણે અને સર્વ કરતા જાણે અને સર્વ કરતા થતા ભગવાનને અત્યંત નિર્લેપ જાણે તો એને યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો કહેવાય એવો ભગવાનનો યથાર્થ સમજણનો નો એ પ્રત્યક્ષ ભગવાન જે સામે મળ્યા છે એ સ્વરૂપમાં થાય ત્યારે યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો કહેવાય આવો નિશ્ચય થાય તો કલ્યાણકારી ગુણા હવે સમજવું પડશે ને થોડું થોડું એટલે બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે તો કાળ જેવા ન જાણે કર્મ જેવા ન જાણે સ્વભાવ જેવા ન જાણે બધામાં થોડું થોડું બહુ સમજવા જેવું છે ત્યારે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં કેવી કેવી રીતે ભૂલા પડતા હોય છે જુઓ પેલા તો આપણે આ સામે વિશાળ જ્યાં જોઈએ ત્યાં સૃષ્ટિ દેખાય છે કેવી ભાતીગલ સૃષ્ટિ છે વિવિધ પશુ પક્ષીઓ હરિયાળી વૃક્ષો નદીઓ તળાવો સરોવરો સાગરો કર્યા છે એ પૃથ્વી લોક છે એવા મળીને કુલ ચૌદ લોક છે ચૌદ લોક નું એક બ્રહ્માંડ કહેવાય છે બ્રહ્માંડો છે એવા અનંત કોટી બ્રહ્માંડો નું સર્જન કઈ રીતે થાય છે તો સૌ પ્રથમ ભગવાન सर्जन काले सृष्टि काले आ अनंत कोटी ब्रह्मांडों सर्जन वक्त एक बहुश्याम प्रदाय यू बहु रूपे थ्रृष्टि रूपे था, था। यव भगवान संकल्प करी दृष्टि करे महाकामी एट काल, काल प्रेरणा पमे प्रेरित थे मोटिवेट थाय दृष्टि प्रेरणा पहाका माया सा दृष्टि करे मूल प्रकृति तत्व मया तत्व है जे अत्यारिय अवस्था में पड़ू है मैया तत्व सुषुप्त अवस्था में साम्य अवस्था में निर्वेश रूपे मया रही है जड़ है कोई एम हलन चलन नहीं એ માયાની સામે જેવો કાળ દ્રષ્ટિ કરે છે એવી માયામાં ક્ષોભ થાય છે વિક્ષેપ પેદા થાય વિક્ષેપ એટલે ત્રણ ગુણાત્મિકા જે માયા છે એ ત્રણ ગુણો છે સમાન અવસ્થામાં છે એનો ગ્રાફ એ વિષમ અવસ્થામાં થઈ જાય છે એ વિક્ષેપ પામે છે રજોગુણ તમોગુણ ને સત્વગુણ એટલે માયા પ્રકૃતિ તત્વ ચંચળ થાય છે વિક્ષિપ્ત થાય છે એ વિક્ષિપ્ત થતાં એ પુરુષ સાથે જોડાય છે त्व जोड़ाता अन्त कोटि ब्रह्मांडों पुरुष, पुरुष, पुरुष, पुरुष अमक है सौ प्रथम सृष्टि काले भगवानी आज्ञा झीलवा तैयार थी जाएं कोटि ब्रह्मांडो रही राजा धीराज हूँ सेवा लुरुषोत्तम के ते स्वीकार करो ये ईश्वर मूर्ति है अक्षरात्मक पुरुष है નિસંગ નિર્લેપ છે એ ઈશ્વર મૂર્તિ પુરુષ એટલે સ્ત્રી પુરુષની ભાવના ન કરવી પુરુષ જેવા ન જાણવા એટલે એ પુરુષની સાથે પેલું પ્રકૃતિ તત્વ જોડાતા અનંત કોટી બ્રહ્માંડો સર્જન થાય છે એટલે આ અનંતકોટી બ્રહ્માંડોના સર્જન કાળ માયા અને પુરુષ ઈશ્વર કાળ માયાને ને પુરુષ એટલે કે ઈશ્વર ત્રણ જણા જોડાયેલા છે પણ એ ત્રણ જણા મળીને સર્જન કરે છે પણ ક્યારે સર્જન કરે છે કહો જ્યારે પરાત્પર પુરુષોત્તમ નારાયણ એને પ્રેરણા કરે છે ત્યારે આજ્ઞા આપે છે ત્યારે એ સિવાય એક અંશ પણ આગળ વધી શકતા નથી જેવી રીતે કોઈ બહુ જ થાક્યા ચાલ્યા ખૂબ હોય પછી કોઈ જગ્યાએ બેસી પડે પછી કે ભાઈ મને કોઈ હિસાબે તમે થોડુંક ખાવાનું થોડુંક પાણી આપો હવે હું ડગલું નહીં ભરી શકું હવે બસ ભરે નહીતર મારો જીવ નીકળી જાય એ વખતે એને કોઈ થોડુંક ખાવાનું આપે અને થોડુંક પાણી પાય હાશકારો કરે પછી પેલો શબ્દ શું બોલે હવે મને જીવમાં જીવ આવ્યો જીવમાં જીવ આવ્યો હવે હાલો એવી રીતે કાળ માયા ને આ પુરુષ ઈશ્વર એ એક ડગલું ભરવા સમર્થ નથી પણ જયારે પુરુષોત્તમ એની સામે દ્રષ્ટિ કરે છે ત્યારે એના જીવમાં જીવ આવે છે અને અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરે છે હવે એવા કાળ માયા પુરુષ એને પુરુષોત્તમને એના જેવા કેમ કેવાય સમજાયું તમને કે જે પુરુષોત્તમની દ્રષ્ટિ પામા શક્તિ પામા પ્રેરણા પામ્યા પછી જીવમાં જીવ આવે ને કઈક બે હળીના ટુકડા કરી શકે એવા કાળ જેવા ભગવાન પુરુષોત્તમને કેમ કેવાય તમારા નોકર હોય એ નોકર જેવા તમને કેમ કેવાય હા હા હા કલેક્ટર પધારા એના પટાવાળા જેવા છે પટાવાળો ક્યાં છે અને કલેક્ટર ક્યાં છે એ તો બહુ ભૂંડ તમે અપમાન કર્યું એટલે શ્રીજી મહારાજ કહે છે કે કાળ માયા અને પુરુષ સ્વભાવ કર્મ એ તો એની નીચે દબાયેલા છે એને પુરુષો તમને એમ કહો તમે કે કાળ જેવા છે માયા જેવા છે પુરુષ જેવા છે તો ભગવાન સ્વરૂપ યથાર્થ હાથમાં જ આવ્યું નથી છતાં આપણે આમ થઈ ગયું બરાબર છે પણ એવું નથી એટલા માટે કે આવું હોવા છતાં ઘણા સંપ્રદાયો છે જેમાં આવી માન્યતા છે એટલા માટેર્ચા તો ભાઈ એટલી બધી છે શાસ્ત્રી ચર્ચા એટલી બધી છે કાળ જેવા ન કહેવાય એટલે આખું કાળનું પુરાણ ઉખળે માયાનું આખું પુરાણ ઉખળે હવે એની ચર્ચા માંડીએ તો કેમ મેળ આવે સાહેબ આપણે જ માયા જેવા થઈ જાય ગુરુ છે પણ છતાં ટૂંકમાં કે કોઈ સંપ્રદાય છે કે મહાકાળ સિવાય આ બ્રહ્માંડમાં કોઈ સર્વસત્તાધીશ નથી એનાથી પર કોઈ છે જ નહીં સર્વમ સર્વકાળ છે બસ મહાકાળ બીજું કોઈ નથી તો જે સાંખ્ય મતવાદીઓ છે એમ કહે છે કે પ્રકૃતિ જ આ અનંત સૃષ્ટિ કરનારી પોતે કરતા છે બીજો કોઈ સૃષ્ટિ કરનાર છે જ નહીં જો આવ્યું ને એ માયાને કરતા માને છે પેલા કાળને કરતા માને છે ત્યારે એ સાંખ્યમતવાદીઓમાં અમુક લોકો એવું કહે છે કે પ્રકૃતિ છે એનો સ્વભાવ જ એવો છે કે એની મેળે મેળે સૃષ્ટિ થયા કરે છે આને સ્વભાવવાદ કહેવાય એટલે સ્વભાવ જેવા જાણનારા પણ ઘણા છે કેવી રીતે દૂધ છે એને તમે પડ્યું રાખો તો ઓટોમેટિક દૂધ માંથી થઈ જવાનું પડ્યું રાખો દોહેલું દૂધ તો એની મેળે મેળે સવારે જવો તો જામી જાય એટલે દહીં થઈ ગયું કંઈક કર્યું નથી સ્વાભાવિક પ્રકૃતિના તત્વોનો સ્વભાવ જ છે કે અવનવું થયા જ કરે થયા જ કરે થયા જ કરે દહીં પડ્યું રાખો સવાર થાય બળબડિયા બોલી જાય કંઈક થઈ જાય થવાનું જ છે એટલે પ્રકૃતિનો એ સ્વભાવ છે એટલે એ પ્રમાણે થાય છે એટલે સ્વભાવ જ સર્વમ સર્વા છે ત્યારે વેદ પુરાણ અને ઉપનિષદ માનનારા આપણે હિન્દુઓ એ પુરુષને કરતા માનીએ છે અને જૈન મતવાદીઓ છે એ કર્મ ને કરતા કે ભલે એની વાતોમાં પરમાત્મા પરમાત્મા આવે પણ પરમાત્મા તીર્થંકર મહાવીરને કે પાર્શ્વનાથને એમને લાગતા હોય છે પણ એ કોઈ બ્રહ્માંડા સર્જક સૃષ્ટિનો છે અને એ કર્મ પ્રદાતા ઈશ્વર છે એવું જૈન શાસ્ત્ર હરગી જ નથી એને મતે કોઈ અનાદિ એવો કોઈ ભગવાન છે જ નહીં તમે નિર્જરા કર્મ ની કરી નાખો તમે પણ ભગવાન થઈ જાઓ એટલે ક્યારે નાશ થતો જ નથી બસ આ મત છે તમારે આમાંથી છૂટવું હોય તો કર્મ ઉપર ધ્યાન આપો બાકી કોઈ ઈશ્વર છે સૃષ્ટિ નો સર્જક નિયંત્રા કર્મપળ પ્રદાતા જૈન શાસ્ત્ર જૈન મત આજે પણ એ સંપ્રદાય માનતો નથી ઈશ્વરમાં ઉલટાનો એના ધર્મગ્રંથોની અંદર શ્રીકૃષ્ણ હોય તો એને નરકમાં નાખ્યા હોય છે કારણ કે હિસાબ કરીને એટલે બધું આવું છે લાંબુ ન પડાય એક તો તમે જોઈજો જૈન ગ્રંથ શાસ્ત્રોમાં વિદ્વાનો થયા આડ વાત કરું છું તો એમણે રામચંદ્રજી હોય રાવણ હોય સીતાજી હોય પછી શ્રીકૃષ્ણ હોય પછી બલરામ હોય બધાને જૈન બનાવે ને ત્યારે જ એને શાંતિ થાય એટલે જૈન રામાયણ છે જૈન મહાભારત છે બધા છે જૈન જૈન રામાયણ ને જૈન મહાભારત એમાં શું શ્રી કૃષ્ણ જૈન દીક્ષા લે અને એના ભાઈ નેમીના થઈ એમની પાસે જઈને પોતે ઉપદેશ ગ્રહણ કરે પાંચ પાંડવો એ છે જૈન દીક્ષા લીધી છે હવે આપણે હિમાલયમાં જઈને ગળી ગયા છે ને એ ક્ષેત્રો જઈને પહાડો ઉપર પર્વતમાં આવી અને ત્યાં એ લોકોએ ભૂખ્યા તરસા એમને પ્રાણ છોડી દીધા છે એવું એના મહા જૈન મહાભારતમાં છે આખા ગ્રંથો આ રીતનું ડાયવર્ટ થયેલા છે એટલે હવે એ વાંચે તો એમ થાય કે શ્રી કૃષ્ણ જૈન હતા રામે જૈન હતા સીતાજી પણ જૈન હતા રાવણ પણ જૈન હતો બહુ મોટો ડઘો આ ભણેલા જેટલું ભરમાવે ને એટલા અભણ નો અને એના મતે કર્મ એ જ સર્વોપરી સત્તા છે એ જ સિવાય નથી આમાં કઈ જૈનની ટીકા નથી કરતા આપણે ટીકા કરીને શું છે પણ આ તો તમે આપણે બધા છે જૈન મહાભારત પણ હોય છે કે જેમાં શ્રીકૃષ્ણ જૈન હોય છે માં સીતાજી પણ જૈન થાય સાધ્વી થાય શ્રાવિકા બને હશે એને ગમતું સારું એ બાને એનો ઉદ્ધાર કરવા મતતા છે તો જૈન સંપ્રદાય કર્મને કરતા કહે છે આપણે હિન્દુઓ સમજવાનું છે કે આપણે વેદ પુરાણ ઉપનિષદ ને છીએ તો વેદ પુરાણ ભાગવત આદિક માનનારાઓ એમાં ઘણા મોટે ભાગે પુરુષને જ પુરુષોત્તમ માનીને ભજે છે પુરુષને જ પુરુષોત્તમ માનીને ભજે છે કયા મૂળ પુરુષ એના થકી વિરાટ પુરુષ થયા આ બ્રહ્માંડ છે ને राट नारायण कहरा पुरुष कहु पुरुष कहवा आज विराट नारायण है पुरुष है ईश्वर मूर्ति आ बंद पुरुषोत्तम रूपे स्तुति आगवान अदा जुदा, जुदा स्वरूप भले પણ પુરુષોત્તમ જુદા છે તો વિરાટ નારાયણની આ તમે જો પુરુષોક્ત હોય છે જે બધા બોલાય છે ને ઓમ સહસુ સહસિ ગમ સર્વેશ દેશાંગુલ આ શું છે પુરુષોક્ત સહસ્ર શીર્ષા પુરુષનું વર્ણન છે એ વિરાટ પુરુષનું જે બ્રહ્માંડ છે ને એ વિરાજ પુરુષની સ્તુતિ છે एटरषोत्तम रूपे जुरुष ने ज पुरुषोत्तम मानी ने भागे अपना उपासना भक्ति थे करी कर न कर चर्चा स्तुति है एट पुरुष एज पुरुषोत्तम है क्या समझ अटकी जाए मध्य एकत्रत में शुकानंद स्वामी प्रश्न पूछो जुजो महाराज बहुधा शास्त्र मा, ये के शास्त्रों पुरुषोत्तम रूप वर्णन कर मूल पुरुष में पुरुषोत्तम है यहाँ के भेद श्रीजी महाराज कव जेटो जीव मराटे આપણે જીવ છે。અને આ વિરાટ જે બ્રહ્માંડ છે અફાટ નજર પહોંચતી નથી એવું કેટલો ભેદ છે એટલો ભેદ છે જીવમાં ને વિરાટ પુરુષમાં અને જેટલો વિરાટ પુરુષમાં ને મૂળ પુરુષમાં કારણ મૂળ પુરુષ અનંતકોટી આવા વિરાટ બ્રહ્માંડો પેદા કરે છે એમાં એટલો ભેટલો ભેદ છે पुरुषोत्तम सर्वोपर ई छुपाये बो नहीं बहु बो बोलाये नहीं अध्याय आखो जुदो आइस आटलो भेद है महाराज के एट पुरुषोत्तम तो क्या रही जाए हे एवं पुरुषोत्तम पुरुष जेवाम कहते के हैं जय के के के जाती जुदा काम माया पुरुष स्वभाव थी पुरुषोत्तम नारायण पर पुरुषोत्तम नारायण बदाउरी बधाता से बधटली हाथ में આને પાછા સર્વ કરતા થતા નિર્લેષોત્તમ નારાયણ છે પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજવામાં આવે ત્યારે કેટલું મહત્વનું તત્વ એવા પુરુષોત્તમ સમજાય તો કલ્યાણકારી ગુણ આ એક પાસું છે બીજુ પાસું સમજવાનું છે આ કયું થયું પર સ્વરૂપ ની વાત થઈ દિવ્ય ધામમાં બિરાજિત છે ને એ સ્વરૂપ આવું છે એ સમજાય મહત્વનું છે આપણે આ પૃથ્વી ઉપર વસીએ છીએ પૃથ્વીનો પાર પમાય છે જળ પાર પમાય છે થોડું વધારે નળ ખુલી ગયો છે આ સાલ હા હા કાર છે ને પાર આવે છે ભાઈ હે શાસ્ત્ર માં લખ્યું હોય પૃથ્વી કરતા દસ ગણું જળ છે ઘણા લોકો કેમ હોય છે આ જોયા બધી કેમ હોય હજી તો કઈ વરસાયું નથી પૃથ્વી થી દસ ગણું દસ ગણું એનાથી દસ ગણો વાયુ છે એનાથી દસ ગણો આકાશ છે એનાથી દસ ગણું મહત્વ છે એનાથી દસ ગણો મહત્વ છે અનંદ ગણી પ્રકૃતિ છે હવે એ ઋષિ મુનિઓની દ્રષ્ટિમાં હોય આ બીજાને ક્યાંથી સમજ તો એવું છે વિરાટ બ્રહ્માંડ ચૌદ લોક આ લોક નો કઈ આપણે પાર નથી પામી ચૌદો ને ઘડી અંદર લીધે આ લોકો ઘડી બહાર કાઢી નાખે છે એ બધું કેટલી મથામણ કરે છે પણ કઈ છેડો દેખાતો નથી તેર ભાષા તો પાયોનર ટેન ની અંદર મૂકી છે કે ક્યાંક જાય કોઈ લોક માં વાંચે તો પછી વૈજ્ઞાનિકો મુંઝવણમાં પડી ગયા ક્યાંક જઈને અટકશે મેં ફોન કર્યો નહી છેડો જ નથી આવતો આ બ્રહ્માંડ છેડો નથી આવતો મિલ્કી વે આકાશ ગંગા જે કે છે જોવો તો ખરા એક સેકન્ડ ની અંદર પ્રકાશ ગતિ કેટલી એક લાખ તો એવા કેટલા સ્ટાર્સ છે તારોડિયા છે કે જેનો હજી પ્રકાશ પૃથ્વી ઉપર નથી પહોંચ્યો અને સૂર્ય તો એ જે બ્રહ્માંડમાં જે તારલા ઓ છે એની આગળ રાય દાણા જેવડો છે રાય દાણા જેવડો પૃથ્વી તો ક્યાં હિસાબમાં તો એના આપણે ક્યાં હિસાબમાં અને વાત કરે હા હા અમે બધું જોણીએ હું તમે જોણીએ કશું જોડતા નહીં ભાઈ તમે તમારા ઘરવાળાને સ્વભાવ નહીં જોડતા બીજું શું જોણો विराट ब्रह्मांड क्या नजर पोचेकल देखो श्रीजी महाराज ब्रह्मांड दौलूम पोलू भम, पोलु भम छे ने। ये पुरुषाकार ने हाथ पगछ मस्तक चरण छे उदर छे, छे, छाती प्रदेश है कंठ प्रदेश हमें ते विचार करो आ कोने गले उतरे आम आ આ ત્રેસઠ માં વચરા હું બે ને જોઈન્ટ લઉં છું ત્રેસઠ માં વચરા મૃત વાત આવે છે એ પુરુષાકાર છે પણ એવડું વિરાટ સ્વરૂપ છે કે કોઈ નથી હવે આવી ક્યાંથી વિચાર કરો નજરમાં આખી પૃથ્વી નથી આપણે જોઈ શકતા અરે નાનામાં નાનો દડો હોય તમે આખો જોઈ લો દેખાય પાછળનો ભાગ ક્યાં દેખાય છે ના આ દેખાય શું દેખાય આ મારી ચોટલી નથી દેખાતી છુલી ગઈ છે કે છૂટી ગઈ છે ગાંઠ છે અખંડ નથી જોઈ શકતા વિરાટ બ્રહ્માંડ એ પુરુષાકાર છે હાથ હોય પગ હોય ને બધું તને હોય તો એ ન હોય પણ એ નજરમાં નથી આવતું સીધું ને હાવ સિમ્પલ ભાઈ આપણા પેટ છે ને કેવડું પોવાલ જેટલું છે ને હવે એમાં નાના નાના જંતુઓ હોય છે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા ને પૂછો કે તમે કોઈ એવી માનવ આકૃતિને ના ઉદરમાં જંતુ રોગનું બેઠું છે બેક્ટેરિયા બેઠો છે એને કોઈ દી આપણી આકૃતિ દેખાય કારણ કે પેટમાં છે એની આપણી આંખ ના દેખાય હાથ ના દેખાય પગ ના દેખાય કઈ નાખાય અરે ડૂબો ના દેખાય કઈ ના દેખાય એમાં વિરાટ બ્રહ્માંડ છે એમાં ચૌદ લોક તો એના પેટમાં છે એમાં નો એક પૃથ્વી લોક છે એમાં હાથ ખંડમાં એશિયા ખંડ છે કે આ પુરુષાકાર બ્રહ્માંડ ને પેટમાં બેઠા બેઠા જોઈ શકે ના જોઈ શકે તો એવા જે વિરાટ પુરુષ એની જે મોટા એનો જે વૈભવ એની જે સામર્થ્ય નાભીમાંથી વળી કમળ થયું એ કમળ બ્રહ્મા પેદા થયા જે આપણે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ ને એ બ્રહ્મા એમાંથી પેદા થયા બ્રહ્મા ક્યાં क्या थी निकलो वाली जिज्ञासा जी, थी तो ब्रह्मा कमल न पेठा क्या आड़ो तो जो पर बीजो छेड़ो क्या से? ब्रह्मा सो वर्ष सुधी चालो लई लो छेड़ो मिलो नहीं था घेरवी आने नाभी व कमल उग कमलोड़ो न लाइ सकिया तो विराट ना पार के प એવા વિરાટ પુરુષ વિરાટ પુરુષ એની ઉપર તો પ્રધાન પુરુષ છે જે આપણે તમે લોચે ચડો એટલે નથી બોલ્યા હવે એનો વૈભવ મૂળ પુરુષ છે જે પ્રથમ સૃષ્ટિ વ્યક્તિ આનંદ કોટી વિરાટ બ્રહ્માંડો પેદા કરે છે એનો વૈભવ એની મોટા એને એ નજરમાં આવે એનાથી પર અક્ષર બ્રહ્મ તત્વ છે જેને અક્ષરધામ આપણે કહે છે યે નારાયણ છે એવા પરા પર પુરુષોત્તમ નારાયણ કેવળ ને કેવળ કૃપા કરીને આ ભરતખંડ માં દાદાના દરબારમાં આવીને બેસે છે એ મહિમા છે અને એનો મને તમે આશ્રય કર્યો છે એની સવાર છ સ્વામીનારાયણ સ્વામિનારાયણ માળા કરીએ છીએ એવું જયારે સમજાય ત્યારે નિશ્ચય આવું સમજાય ત્યારે પણ એ હાવ માણસ જેવા સાવ માણસ લાગે હવે એવડા મોટા હોય એને કેમ કળે હા હા દાંત જ કાઢે ને લોકો હા કેમ હોય એમાં નિશ્ચય થાય એની જે પ્રતિમા મૂર્તિ છે એને પૂજવા બેસીએ ત્યારે એવો ભાવ થાય દર દર દરદડ આંખમાંથી આંસુ આવી જાય આ આ સ્વરૂપ ન મળે ભાઈ કે જે મને આ કૃપાથી સંતોનો સત્સંગ થયો આ સત્સંગ મળ્યો તો આ એમનો આશ્રય એમની કંઠી એમનું નામ મને મળ્યું છે ઓહો એટલે મારી જોડીને કે છે કે એવું જયારે ત્યારે એ ભગવાનના કલ્યાણકારી હવે છે અવતાર રૂપે મનુષ્ય જેવા અને જે હવે પ્રતિમા રૂપે આપણે પૂછી રહ્યા છે એમાં આ નિશ્ચય થવો જોઈએ કે એ કાળ જેવા નથી માયા જેવા નથી કર્મ જેવા નથી સ્વભાવ જેવા નથી ઈશ્વર મૂર્તિ પુરુષ જેવા નથી ત્યારે એના યથા તથ તાત્વિક પણ નિશ્ચય થયો કહેવાય કાળ જેવા નથી કાળ જેવા તો નથી ભાઈ પણ કાળને આધીન પણ નથી કાળ જેવા પણ નથી કાળના નિયંત્ર છે કાળને આધીન નથી જોવો એક વર્ષ એક મહિનાના બાલ કૃષ્ણ છે ગોકુલમાં અને પૂતના એને ધવડાવવા આવી ઝેર ચોપડીને મારી નાખવા માટે કંસની પ્રેરણા તો એક મહિનાના બાલકૃષ્ણ એ પૂતના માસી નું સ્તનપાન તો કર્યુંર તો ચૂસી ગયા પણ એનું દૂધે ચૂસી ગયા એની સાથે પોતાના પ્રાણ પણ ચૂસી ગયા અવસ્થા કઈ છે બાલ્યાવસ્થા બાલ્યકાળ છે ને તો બાળકનો કાળ હોય એ કેટલું કરી શકે કાળને આધીન છે બાલ્યકાળ આધીન છે કાળને આપણે આપણી અવસ્થા પ્રમાણે શક્તિ ધરાવતા હોય છે કાળને આધીન નથી જો કૂતરાનો પ્રાણ પી જાય છે કાળને આધીન નથી કંસને મારી નાખે ચાણોરણ મુસ્તિકને મારી નાખે અગિયાર વર્ષના કોળો કોલિયા પેઢ મારી નાખે અગિયાર અગિયાર વર્ષ બાળક કાળને આધીન નથી બીજી રીતે જુઓ કે ભગવાન રામચંદ્રજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય કથાઓમાં જે આવે છે તે એમની આયુષ્ય મર્યાદા જે હોય પૂરી થવાની હોય ત્યારે સ્વયં કાળ આવીને એમની પાસે મુલાકાત માંગે મહાકાળ કે પ્રભુ હવે આપનો અવધિ પૂરો થાય છે એટલે જરા ઈશારો આપને યાદી માટે આવ્યા છે હવે આપનું અવતાર કાર્ય પૂર્ણ થાય છે જો કૃપા કરીને લીલા સંકેલો તો વિનંતી કરવા આવે એ કાળને આધીન નથી કાળ એને આધીન છે તો કાળને આધીન નથી કાળ જેવા પણ નથી કાળ જેવા પણ નથી કાળનું કામ શું બધાનું ભક્ષણ કરી જવું ને ભરખી જાય છે ને ભાઈ આમ ધ્યાનથી સાંભળજો ભરખી જાય છે ને કાળ બધાને એ કાળ સતત નિત્ય પ્રલય છે ને બધાને ભરખે છે પણ કાળ જેને ભરખી જાય છે એ બધાને મોક્ષ થાય છે મોક્ષ થાય છે નથી થતો હવે ભગવાન માનુષ્ય રૂપમાં રહ્યા છે બિલકુલ પાંચ ફૂટના કે છ ફૂટની આ મર્યાદા ધરાવતા એ માનવ કૃતિ ભગવાન જેને જેને હણે બધાનો ઉદ્ધાર થઈ જાય એને કાળ જેવા કેમ કેવાય શિશુપાલ મસ્તક કાપી નાખે શિશુપાલ શરીરમાંથી તેજ નીકળે ભગવાન શ્રી કૃષ્ણમાં સમાય જાય શિશુપાલનો ઉદ્ધાર થાય કંસ ઉદ્ધાર થાય માથી પૂતના ઉદ્ધાર થાય માં યશોદા કલ્યાણ થાય આ કાળ ન કરી શકે એક પણ જીવનો કાળ મોક્ષ ના આપી શકે નાના બાલ કૃષ્ણ છે ખાંડાણિયાથી બાંધ્યા છે ઢસરતા ઢસરતા જાય છે વૃક્ષો છે એ બે વૃક્ષોને જ્યાં પાડે છે અને એમાંથી દિવ્ય પુરુષો પ્રગટ થાય છે સ્તુતિ કરીને દિવ્ય ગતિને પામે છે ભગવાન કાળ જેવા મહાભારત આમાં તો શું વિધવાનો આના ઉપર હકીકતમાં મિથ્યા જ નથી હોસ્ત્રોના શાસ્ત્રો સમાય જાય ને એવું આમાં છે ગજબ ભર્યું છે એ પુરુષોત્તમ આ તત્વજ્ઞાન એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભવ બ્રહ્મા દીક સાંભળે ત્યારે એમ કે છે કે ન ભૂતો ન ભવિષ્ય એવી વાર્તા થાય છે કોઈની સાંભળી નથી બ્રહ્મા કે શિવજી એમ કે છે આ આવી વાર્તા મેં સાંભળી નથી એવી વાતો થઈ છે મહાભારતમાં જય કથા કથા આવે છે પાંડવ ને થયો ને ચોપાટ જુગાર રમતા બાર વરસ વનમાં ગયા એ દ્રૌપદી ઉપર દ્રૌપદી સાથે હતા અને દ્રૌપદી ઉપર જયદ્રથનો ડોળો હતો ગમે તે રીતે જયદ્રથ પાછળ પાછળ ફરે બોલો દ્રૌપદી ને લેવા માટે હવે એમ તો પાછો જયદ્રથ એકલો ભીમ બેઠો હોય તો જઈ ના શકે કારણ કે ઓઈલો તરત કચુંબરકત નાખે એટલે જાય નહીં પણ લાગ જોવે એમાં એક વાર આ બધા કામકાજમાં દ્રૌપદી પાણી ભરવા આવ્યા અને એ વખતે જયદ્રથ આવ્યો અને જયદ્રથ દ્રૌપદી ને નાખીને ભાગ્યો ભાગ્યો ને દ્રૌપદી ચિત્કાર કર્યો હર્ય પુત્ર સૌથી પેલા ભીમ સાંભળી ગયું તમે ભીમ કે છો જાડો છે ના ના અકલમાં જાડો નથી આવા આવા પ્રસંગોમાં જે ભીમે કામ કર્યું છે ને એવું કોઈ નથી કરી અંદરો અંદર રાજાઓ બધા લડવા મળ્યા આ તો તપસ્વીઓ છે રાજવંશીઓ માટે આ તો મત્સ્યવેદ અને આ તો બ્રાહ્મણોના લિબાસમાં આવ્યા છે અને એ લોકો દ્રૌપદી નો સ્વામિવાર કેમ કરી જાય અને જયારે શસ્ત્રો સજીને લડવા તૈયાર થયા ભીમ કે પેલા મુદ્દામાં લઈ ગયો દ્રૌપદી ને ખભર ઉપાડીને ભાગજો પેલા હવે લડે તો શું ન લડે તો શું વસ્તુ આપણી પાસે છે પછી હું કરવાના છું હવે દર વખતે ભીમે જે બુદ્ધિ વાપરી છે ભાઈ ગજબ નું એટલે લાખા ગૃહ માં બળવાના થયા કોઈને માર ગજડ્યો અને ઝડ્યો તો કોઈ કરી ગયો ભીમે મારું પાટું બધું ખુલ્લું કર્યું એ ન તો શું કરત બધા રીંગણા થઈ જતો ભીમ ગજબ છે એવી એવી વાતો માં જે કમાલ કરી છે ભાઈ આહ એ કથા નો બહુ કરાય ભીમ જાણી ગયો અને એકદમ દોડ્યા પછી ભીમ નો પોકાર પડે ત્યાં તો ગરનાળા ગ્રજવા મંડ્યા યુધિષ્ઠ ને ખબર પડી સાથે અર્જુન દોડ્યા અને ધર્મરાજ યુધિષ્ઠિર આવી ગયા ભૈયા ભૈયા છોડ દોસકો છોડ દો ધર્મ પૂછડી અરે આત તાઇ કહેવાય સ્ત્રીઓ હરણ કરનારો કેવાય અને રેવાય ની વાત કરતા કરતા દસ ધુમારી લીધા પીડ્યો પીડ્યો કે તરીકે કે ગહુ કેતો આખો આખી જિંદગી કુંવારો રહું પણ મને છોડી દે તને છોડું તારી સાહિત આ વનમાં બેઠા બેઠા શરીર અકડાતા માંડ કામ આવ્યો છો તું પણ ભીમ ને ઉતારી ને યુધિષ્ઠિ એક બાજુ કર્યો ભૈયા હું થોડું ભૂલી ગયો છું પણ ક્યાંય કે કૌરવના સંબંધમાં થાય છે જયદ્રથ એટલે યુધિષ્ઠી મહારાજે કીધું આપણો સંબંધી કહેવાય ભલે વનમાં હોય તો કૌરવ હોય ભાઈ છે એને છોડી દો ભીમે તોય ના છોડ્યો એને એમનું અર્જુન પાસેથી તલવાર લઈ મૂજ કાપી નાખ્યું અને વાળ બધા ઉતારી ભલે કાપી નાખ્યા ટાકો મુંડો એવો નાખ્યો ને એ હરખો ના કર્યો તલવાર ફેરવી કેવો થાય બે પાટા મારી મારો ભાઈ મહાદેવ યાદ રહી ઓમ નમ શિવાય ઓમ નમઃમ નમઃ શિવાય ઓમ નમઃમ નમઃમ નમ શિવાય રાત અને દિવસ કૈલાસમાં શિવ ધ્રુજી ગયો હો ખાતો નથી પીતો નથી હલતો નથી ચલતો નથી ડગડો નથી ઊભો નથી થતો આવી ગયા ઉભા થાય છે આપશો આપો તારા જેવું કઈ તપ નો કર્યું મહારાજ મને વરદાન આપો કે પાંચે પાંડવો નો મારા મોત થાય આપી દો વરદાન શિવજી તંડકલા પાછા ગયા નસો બસો ગાયબ એ ભાઈ તારે બીજું છે ગોતતા હોય કાટખૂણા તમને સમજાતા ના હોય તો મને ડાયરેક્ટ મળો બીજાને ના મળો બીજાને મળીને બીજાને શું કામ તમે મિસગાઈડ કરો છો મને મળીને વાત કરો ને એટલે હું તને રક્ષણ તારે હાથે આ વરદાન મોતનું ના આપી શકું કેમ મહારાજ તમે કીધું તું પ્રોમિસ આ વાત સાચી પણ જેના ઉપર શ્રી કૃષ્ણનું છત્ર છે એને મહાકાલ પણ કઈ ન કરી શકે હું શું કરી શકું અમે તેને આધીન છીએ જુઓ જુઓ કઈ ના થાય બીજું માગી લે મહારાજ મારે બીજું તો કઈ માગવું નથી હું ભૂખ્યો મીર્યો શિવજી કે જા એક દિવસ નું તને એવું વરદાન આપું કઈક માગતો હોય એવું એવું એક દિવસ નું શું આપો ચાલો એક દિવસ અર્જુન સિવાય ચાર ભાઈઓને તો રણ મેદાન રોકી દઈશ આટલું વરદાન આપો અર્જુન ને તો નહીં જેની દોસરી ઉપર શ્રી કૃષ્ણ બેઠા છે એલે એને તો હું રોકી શકું એવી તારી તાકાત મૂકી જ ન શકું પણ ચાર ભાઈઓને તું એક દિવસ પૂરતો રણ મેદાન તું એને જ્યાં ચાહે ત્યાં અટકાવી શકે એવી તાકાત એક દિવસ પૂરતું સવારે સુરજ ઉકેલ સૂરજ આસમી ત્યાં સુધી રાતે નહી પાછું ભલે આટલું વરદાન લઈને આવ્યો અને મહાભારતનું યુદ્ધ થયું અને પછી એ કથા તમે જાણો છો કે પછી જયારે અભિમન કોઠા વિંધવા જાય છે ત્યારે અર્જુનને જાણી જોઈને ચક્રવ્યુદ્ધ દ્રોણાચાર્ય ગોઠવો છે અને અર્જુનને પછી જાણી જોઈને બીજા જ સૈનિકો દ્વારા એને યુદ્ધનો લલકાર કરે છે અને અર્જુન કે મહારાજ આ બાજુ રથ હાકો શ્રી કૃષ્ણ એ કહ્યું દ્રોણાચાર્ય આ બાજુ છે તો કે ના મને યુદ્ધનો પોકાર કરે અને હું એની સાથે લડું નહીં સારું આ બાજુ જઈએ છીએ અને પછી એમાં અભિમન્યુ મરાયો છે એ વખતે આ બધા પાછળ પાછળ હાલતા હતા કે યુધિષ્ઠીએ કહ્યું તો તું અભિમન્યુ રસ્તો કરી અમે ચારેય ભાઈઓ પાછળ છીએ પણ જયદ્રથાડો આવી ગયો અને ચારેય ભાઈઓની કારી ફાવીને અભિમન્યુ નું મૃત્યુ થઈ ગયું કારણ કે ત્યાં શિવજી નું વરદાન હતું કેવાનું શું છે કાળના નિયંત્રણ કરી ગોપાળાનંદ સ્વામી અગતરાય પધાર્યા છ મહિના રહ્યા પશુ પક્ષી કૂતરું ગાય ભેંસ નાનું બાળક સો વર્ષ નો ડોસો ડોસલું કોઈ મીરું જ નહીં મોત નહીં અગતરાય આખા સીમાડામાં કાળ રોજ આવીને આટા મારીયો જાય અગતરાય ને સીમાડા પ્રદક્ષિણા કરી સ્વામી ની પ્રદક્ષિણા કરીને છ મહિના નીકળી કાળ થાકી ગયો કે આ તો ઉલટો સુલટો કમ થાય છે સૃષ્ટિનો છેવટે અડધી રાત્રે દાદા ખાચર દરબારમાં મહાકાળ આવ્યા અને દાદાના લીમડાના દર નીચે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર પહોંચ્યા ત્યાં આવીને સ્તુતિ કરી મહારાજ એકદમ જાગી ગયા કાળ સામે એવું મહાકાળ મહારાજ કે કેમ બહાર ધીરા આવો છો ગોપાલંદ સ્વામી અગતરાયમાં બેઠા છે મારું કરતૃત્વ નષ્ટ થાય છે સૃષ્ટિનો નિયમ પલટાય છે એ પણ જીવને લઈ શકતો નથી આપને શું ઈચ્છા છે પ્રભુ મહારાજ મંદ મંદ હસતા કે સારું હું સ્વામીને કહું છું કાલે ત્યાંથી વિદાય થશે એટલે પછી તને અવસર આપશે સવાર પડ્યો અને ગોપાલનંદ સ્વામી સંતો ને કહ્યું સંતો ચાલો અરે સ્વામી આપણે કીધું ને આટલું એટલે રોકાવાનું છે આ ભક્તોને સ્વામી કે બસ મહારાજે કીધું છે હવે વિદાય થવાનું છે અને ગોપાલનંદ સ્વામી સંત મંડળે નીકળ્યા અર્ધો ગાઉ ચાલ્યા થોડુંક ગામ ને પાડે બહાર ગયા ત્યાં એક વાવ હતી ત્યાં સ્નાન કરવા માટે રોકાણ એ વખતે આઠ બ્રાહ્મણો આમ થી આવે એ વાવે એ ઉતર્યા એને નાવું ધો હોય ને પણ આ સ્વામિનારાયણ ના જોયા ને એટલે બહુ ગાળો નિંદાને એવું બધું કરવા માંડ્યા સીધું જ કાળે આઠે જણા ને એક બ્રાહ્મણ ની અકલ સુજી એમણે કીધું કે આ આપડે પેલા સાધુઓની નિંદા કરી લી એનું આ પરિણામ છે જૈન પગમાં પડો જેવા પગમાં પડો આ ગોપાલ ત્યાં રેજો નાવા ધોન બાકી તમારે અડશો નહીં ના મહારાજ અમે તમારો અપરાધ કર્યો છે એટલે આવું થાય છે રક્ષા કરો ગોપાળાનંદ સ્વામી સમજી ગયા જ કરવાની કાળને હુકમ આપ્યો છે તો થોડું કઈક નૈવેદ્ય ધરાવવું પડે ને એટલે કીધું તમારા દેહ નું નહી થાય પણ તમે માફી છે તો તમારા જીવ રક્ષણ કરીશું જાઓ દેહ મૂકો અને કાળે આઠ જણા પેલો ભોગ અગતરાય ના ગોંદરે લીધો કહેવાનું એ છે કે એનું ધ્યાન ધરનાર એક સાધુ જો કાળને રોકી દેતો હોય તો પરાત્પર સ્વામિનારાયણ પુરુષોત્તમ ની શક્તિ ની સી વાત પણ એમાં કાન ખુજરો નીકળ્યો આવડો તે જોઈ ગયા મારા હડપદી બેઠા થઈ ગયા મહારાજ કે આ શું થાય સુરાગ કે કરો થ્રી ના હું મરી જાઉં આ હે બાપરે આ તો કાન ખુજરો આમ લઈ લો અરે અરે એ દરબાર એ નાખ્યો નાખ્યો કાન ખજૂરો રાખ્યો આ ગાજે હું ઉડાવ્યા મારા જરીકે લાંબા થયા કાન ખજૂર એની ઈચ્છા ને પાછો ગમે તે હળ કરીને ઢોલી આપો ગયો અરે અરે એ આને નાખ્યો નાખ્યો ત્રીજે ચોથે સુરાચર ને બધા બેઠા હતા તો જોવે બીજો કોઈ સામાન્ય હું કે હું કાળ નિયંત્રણ કાન ખજૂરું તો વાય પીડ્યું અને ત્રણ ચાર વાર ઢોલિયો ફેરવાર કે નાઇટ કરવા આ ધંધા અત્યારે કરવાની શું જરૂર છે મહારાજ મંદ મંદ હસતા હસતા તાજર સુઈ જાવ બોલો એને નિશ્ચય છે બાકી કોઈ એવો ટણપો બેઠો હોય તો એને એમ થાય કેટલા કાન ખજૂરા પૂજા કરતા હોય એમાં થાય એ ખરું યથાત તાત્વિક ભગવાન નિશ્ચય થયો કેવાય કાળ જેવા નથી કાળના નિયંત્રા છે કાળ આધીન નથી માયા જેવા નથી માયાના આધીન નથી માયાના નિયંત્ર છે માયાના આધીન નથી વૃંદાવન ગોપમાં જયારે બાળકો બધા ગોપ બાળકો સાથે શ્રીકૃષ્ણ છે અને એમાં ટીમ કરે છે સવારના કોરમાં સૂર્ય પક્ષીનું આખું વંદરાય ગુંજે છે એ વખતે બ્રહ્માને થયું કે હાલ કે બધા કે છે પ્રગટ થયા છે ભગવાન દર્શન કરવા આવું ત્યાં તો ભગવાન શ્રીકૃષ્ણ એકના મોડામાંથી માખણ લઈ લે બીજા નાથમાંથી રોટલો લઈ લે એઠું જુઠ્ઠું ખાય આ બધી લીલા ચાલે બ્રહ્માને થઈ ગયું કે આ નોર્ય ગોવાળીઓ પર ગોવાળિયો તો ભગવાન હોતો છે એમ કરીને પરીક્ષા માટે વાછડાઓ આઘાત જતા એ બધાને હરણ કરીને સત્યલોકમાં મૂકી દીધા ભગવાન જાણી ગયા એટલે બાળકોને કહ્યું અરે વાછડાઓ દૂર ગયા છે તમે એ રેજો જમો હું વાછડા લઈ આવું હાંકી આવું ભગવાન દોડ્યા છે આ બાજુ વાછડા લેવાઈ ગયા બ્રહ્માનું કૃત્ય હતું એટલે ભગવાને પોતે વાછડાઓનું સર્જન કર્યું લઈને આવ્યા તો ગોપ બાળકોને બ્રહ્માએ લઈ લીધા એટલે ગોવાળિયાઓને પણ સર્જન કર્યું સંકલ્પથી સૃષ્ટિ ગોવાળીયા ની ટોપીઓ ગોવાળીની લાકડીઓ એને વગાડવાની શિંગડીયો વાસડીના પાવા મોજડીઓ સંકલ્પથી સૃષ્ટિ માયા તત્વની જરૂર નથી પડતી માયા આધીન નથી કુંભારને ઘડો કરવો હોય તો માટી ન હોય ના થાય આ એવા છે કે એને માયા તત્વની જરૂર નથી સંકલ્પથી પેદા કરી નાખે છે માયા આધીન નથી આપણે ઉભા થઈ રહીએ ને મને સાચું કહીજ કોઈને મરતી વખતે રૂપિયામાં મન રહી જાય તો એનો મોક્ષ થાય કે દુર્ગતિ થાય દુર્ગતિ થાય ને સોના ચાંદી હીરા માણેક રૂપિયા જર ઝવેરા તાતે દુર્ગતિ થાય એના એ સોના ચાંદી હીરા માણે ઠાકોરજીક્ષામાં ગોપીનાથજી મહારાજ નો મુગટ યાદ કરો અંતકાળે ગમે ત્યારે માયાના બંધન છૂટી જાય માયા જેવા નથી માયા બાંધે છે આ એના પદાર્થો થી છોડાવી નાખે છે માયા જેવા નથી એ માંડવધારનો એક ભરવાડ ગરડા આવ્યો અને ગરડામાં બીજું તો બધું ઠીક લાગ્યું પણ ગરડાનો જે મંદિરનો દરવાજો આ બાજુ મોટો છે ને એની ભાતીગળી જે ને હાલતા ચાલતા પછી એની દરવાજો સામી નારાયણ નો એ પદાભાઈ દરવાજો સામિનારાયણ નો ગરડા નો એ હકાભાઈ દરવાજો ગરડા સામી નારાયણ નો ઓહો એ રાજાભાઈ ગઢડાનો દરવાજો કેવું પડે એમ કરતા કરતા અંતકાળ આવ્યો અને ત્યાં તો અજવાળા થયા ત્રણ છોગલા વાળા જે દરવાજામાં જીવ રહી જાય તો મોત બગડે પણ એ દરવાજો ભગવાન ના પામ્યો છે તો ઉદ્ધાર થઈ જાય એ પંચાળામાં હોય લુઆરિયા શેલણ પાયું હોય રડબરતો ગોળ ઘીની દાર અને ઢીલા ચોખા એને શેલણ કહેવાય એ પીવડાવ્યું હતું તોય પેલો લોહારી અને છેલ્લે અંત કાળે ભૂખ લાગીને ખાવાની ઈચ્છા થઈ શેલણ ખાવાની ઈચ્છા થઈ આ ભાતગી ચોખા ન મળ્યું પણ એમાં એ યાદ આવ્યું તોય સહજાનંદ સ્વામી તેડવા આવ્યા નહીતર ભાઈ છેલ્લે છેલ્લે તમે ઘણા જો ને કોઈ પુડલા મન રહી જાય કોઈ હોખડી મન રહી જાય કોઈ શીરામાં રહી જાય તો એ બધા મરીને અવગત્ય થાય પછી દીકરાની વહ હોય ને દીકરાની એમાં આવે હુ હુ હુ હુ હુ હુ તમે કોણ છો મને શીરો આપોલન યાદ કરે તો શું થાય છે માયા જેવા છે માયા બંધ તોડી નાખે છે માયાના નિયંતા છે દેવીશા ગુણમય મમ માયા ધુરતયા મામ માયા મેતામ તરંતી મામ એ પ્રપજ્યંતે માયા મેતામ તરંતી તે ભગવાન જાય માયાના નિનતા મહારાજ રાજી થઈને કે ઓહો આવો ભગત આપણને લાગે કે શ્રીજી મહારાજ બથમા ગાલી ને મળે છે મળીને જે આમ કરે દેહદશા ટાળી નાખે શું મૂર્તિ માયા જેવા નથી પણ માયાના નિયંત્ર કર્મ ના અધિન નથી કર્મ ના જેવા નથી કર્મ ના નિયંત્રણ કર્મીન નથી આપણે કર્મીન લઈએ મૂકીએ કર્મ ને સ્વતંત્ર આવે છે સ્વતંત્ર ભ્યા જાય છે કર્મ જેવા નથી તમે ઘેરે જુઓ હે ને સફાઈ કરો પોતા મારો વાસણ ધો કેમ કરવું પડતું હોય પણ તમે ઘેરે રસોડું બનાવો સાફ સફાઈ કરો ઉધાર થાય બધા કરે છે કોનો થયો પણ એની એ વસ્તુ ઠાકોરજી ને મંદિર કરો રસોય કરો હંજવારી વાળો ઝાડુ લગાવો વાસણ સાફ કરો મોક્ષ થઈ જાય ખેતરમાં ખેતી કરો છો બાગ બગીચા ઉગાડો છો ઘઉ ઉગાડો છો બધું કરીએ જીવિંસા થાય છે કર કાંઈ પણ કરીએ બાંધે છે પણ ત્યાં ખેતીવાડી કરતો હોય અને ઠાકોરજી અર્થે બાગ બગીચા કે ખેતીવાડી કે ધન ધાન્ય કઈ પેદા કરતો હોય તો ઠાકોરજી ગતિ ને પામે દિવ્ય ગતિ પામે કરવાના બંધન છૂટી જાય છે નેતર કર્મ બાંધે છે પણ આ કર્મ છૂટી જાય છે આ કુકાવામાં મંદિર બંધાવતા પછી હરિભક્તો બધા સેવા કરે ઉલટા ખોપડું ને હરિભક્તો ભરમાવે આમાં હાપોલિયા જીવડા મરે કેટલા બધા તમે જોવો બધા ચકલા બધા કાબરિયા બાબરિયા વીણે છે આ તમે મરી જવાના બધા નરકમાં જાય છો ને આવડા આવડ જીવડા પડશે આ પાપ કરો પાપ વાત એ છે ખેતીમાં એટલે તો કીધું છે ને સો ચાસ ખેડૂત પાડે ને એમને એક ચાસ લોહીનો ભરાય ને એટલી જીવ મરતી હોય છે એ તો હકીકત છે એટલે ધર્મા કરી છે નાણદાસ વાત કરી નાણદાસ બીજી આવીને ઉભા ને એમાં ઓલો નીકળ્યો એટલે એને વાત કરી એ મહારાજ આ બધા પાપ કરે પાપ એ આ કોને માથે સ્વામી કે જોવા મંદિર થશે આ હજારો લોકો ભજન કરશે પેઢી પેઢી એનું જે પુનઃ થાય ને એ બધા જે આમાં અવગુણ લે ને એને પાપ જાય ગયો ગયો તે દિન ઘડી ના પાપ સંસારમાં લાગે છે ભગવાન ને અર્થે ક્રિયા હોય તો પાપ શું મોક્ષ થઈ જાય છે નાવડા કરવાનું હોય પૈસા કામ કર્યું તો એ ડોસી જયારે મરવાનું થયું શ્રીજી મારા તેડવા આવ્યા ડોસી મા તમે કોણ તો જેને તમે ગાય કરતા હતા ને એ છુ અરે મેં પૈસા લઈને ગાય કરી છે તોય કોની કોની ગાયર કરી નોકરવાની તો થઈ પણ કોની એટલા માટે તમે ચાલો એનું એ કર્મ પણ મોક્ષ માટે દ્વાર બની જાય છે એટલે કર્મ જેવા નથી કર્મને આધીન નથી પ્રારધના લેખ મટી જાય કર્મ ને માથે મેખ નાખી દે મિટાવી દે સુને દુઃખ મટાવી દે આવા છે પણ એ સમજાવી તો પરા પર એવી શક્તિ ધરાવે છે કર્મ જેવા નથી હવે જે કર્મના બંધન છોડાવી દેતા હોય એને કર્મ જેવા કેમ કેવાય સાઘ એટલે પાપ એ અઘ શું કામ કહેવામાં આવે છે કે ભોગવા વગર છૂટક્યો ન થાય એટલે એને અઘ કહેવાય ભોગવા વગર નાશ જ ન થાય એટલે અઘ એટલે પાપ કહેવાય પણ ગમે એટલા પાપ કર્યા હોય પણ ભગવાનનું નામ જપ કોઈ કરે તો બધા પાપ બળીને ભસ્મ થઈ જાય લો આ કાયદો જોવો तो ये दज, आ, करोड़ो दृष्टान खाली नाम जपे वालूटा शु कर पाप के महा आदि कवि वाल्मीकि करू शू એકવાર રામ આવે તો કર્મ નિર્જરા નામ લેવાથી થઈ ગઈ તો એ મૂર્તિ ને શું કહેવાનું પણ અહિયાં ઘણા લોકોને તરત સંશય થાય છે હવે જોજો સંશયો વાત થોડી થોડી ना निराकार, तो निराकार सत तत्व है एक नाम जो लेव हो तो ओहकार ये बीजे कशु नही ओहकार ना जब करो ए सीवा बीजा नाम तो मैन ते आपेलाक आपेला है नातन नाम शुभ ઓહંકાર ઓકાર નો જપ કરો બાકી આ રામ રામ કરો કૃષ્ણ કૃષ્ણ કરો કરો એ તો આપડે આવ્યો ને સંશય એ ભગવાન માં માને છે પણ અહિયાં જે સામે બેઠા છે એમાં એને પ્રતીતિ નથી આવી એના નામમાં પ્રતી નથી આવતી એના રૂપ માં નથી આવતી આજે ઘણા છે હોય છે એટલે નરસિંહ મહેતા એ વખતે લખ્યું છે નામ તણો વિશ્વાસ આવે ને ઊંડું તે ઊંડું શોધે જાનવી એટલે ગંગા ને કિનારે જાનવી તરંગત જી ને પછી તટમાં જઈને કૂપ ખો દે ને કિનારે કુવો ખોદે નરસિંહ મહેતા કે એના જેવો છે નામમાં વિશ્વાસ નથી આવતો ઊંડું ઊંડું ઉતરતો જાય છે આવો સબલ બ્રહ્મ કહેવાય નિર્મલ બ્રહ્મ કહેવાય ફલાણું બ્રહ્મ કહેવાય નિષ્કલ કેવાય નામ જપો સીધું સાધુ પણ વિશ્વાસ ના આવે નરસિંહ મહેતા કે શું કરે છે પુરુષોત્તમ ની કાયા નરસિંહ સ્વામીની લીલા મતિયા કહે છે માયા એને માયા લાગે છે ન થાય ભાઈ એ તો આપણને થોડો ઘણો આશરે વિશ્વાસ છે બાકી તો એવા કેટલાય લોકો પડ્યા છે કે જે આમાં વિશ્વાસ જ લાવતા નથી અને આપણે જેને ભગવાન માનનારા એમાં પણ ઘણા મોટી તકલીફ છે બધા જ ભગવાનના ચરિત્રો એને ગળે નથી ઉતરતા હે સીતા ત્યાં ગળે ઉતરે જો આવ્યો ને માયા આપણી જેવા જ જાણ્યા ભગવત તત્વ એવું છે ને કઈ ક્યાંક અટકચાળો કરે છે એ આપણી કસોટી માટે હવે તમને સંશય થાય છે કે નહીં તમે જાણો છો કે આ તમારા જેવા નથી જુઓ ઘણા ઘણા સારી સારી કથા કહેનારા સારા સારા પુસ્તકો લખનારા બીજી ઘણી ઘટનાઓ પણ શ્રી કૃષ્ણ અર્જુન જમનાના કિનારે બેઠા તા અગ્નિદેવ સામે આવી ઉઘાર્યા એટલે ભગવાને કીધું અરે શું આવવું થયું પધારવું થયું અગ્નિ નારાયણે વિનંતી કરી કે મહારાજ પ્રભુ આ ખૂબ યજ્ઞો થયા અને હવીશાન માં આવા દ્રવ્યો ખાઈ ખાઈ ને મને અજીર્ણ થઈ ગયું છે એટલે હવે કઈક ઉપચાર કરો શું કરીએ કઈક વન ઔષધિ જો હું ભક્ષણ કરું તો મારું અજીર્ણ મટે એના માટે શું કરવું ખાંડો દહન કરો ઇન્દ્રપ્રસ્થ બાજુમાં ખાંડો વન આડબીડ જંગલ થોડું સાડા વર્ષ પેલા આડબીડ જંગલ હજી તમે બ્રાઝિલમાં જાઓ તો ખબર ન પડે આ જંગલમાં ખોવાઈ ગયા પછી જડે નહીં એક જણા ને ઘરે કુતરો હતો ને પાડેલો થાકી ગયો એને ઘરવાળા છે જંગલ માં એટલે મો લોહી પીતો માટે તે ઓલો કૂતરાને લઈ મૂકવાઈ ગયો જંગલ ગયો મૂક્યો માંડ માંડ ઘેરે પાછો આવ્યો ત્યાં ઘરવાળા ખીજાણા ક્યાં મૂકી આવ્યા કુતરો તમારી પેલા કુતરો આ ઘરિયા ફળિયા માં આવીને બેઠો કે એ ભગવાન ની મહેરબાની માય કે કુઈતરો પાછી આવ્યો જંગલમાં મૂકવા ગયો પછી હું જ ભૂલો પડી ગયો કુઈતરા રસ્તો કાઢ્યો ઘર જડ્યું જડવાનું હતું જ નહીં આ કુતરા ગોતી કાઢ્યું અને એને જડી દયો કારણ કે એ નિશાની મુકતા જાય આપણે એને થોડું શીખવાડ્યું છે ભાઈ આ તો કુદરત ની સૃષ્ટિ જો કુતરા ને ઘર જડે આપણને જડે નહીં એવા ગાડબીડા ખાંડવન અનેક હિંસક પ્રાણીઓ અનેક આદિવાસી આ તે બધા લોકો હસે અને અર્જુન અને શ્રીકૃષ્ણ રથ ઉપર સવાર થયા છે અને અગ્ન વરસાદ કર્યો છે ચારે બાજુ થી ભાળભાળ વિશાળ જંગલ લીલું સૂકું બળે ગગનચુંબી આકાશ ની જ્વાળાઓ અને પક્ષુ પક્ષીઓના ચિત્કાર વનવાસી લોકો નીકળ બહાર નીકળવા આવે એને ફૂગળી ફંગળીને અર્જુન અને શ્રીકૃષ્ણ પાછા આગમાં નાખી પ્રાણીઓને આગમાં નાખી દે તીર મારી મારી વનવાસીઓ બાળકો સ્ત્રીઓ અબડાઓને ફેંકે એકને છટકવા નથી દેતા આવી ક્રૂર અઘોર કથા ખાંડવનની આજી કરે એને બચવા માટે પેલા લોકો પણ અર્જુન અને શ્રીકૃષ્ણને પકડી પકડીને ભળભળતી આગમાં ફેંકી દે જાણે ત્રાસવાદીઓનો તાંડવ ખેલ મચ્યો હોય આ કથાને ભલભલા પચાવી નથી શકતા આવું ઘોર કૃત્ય અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ શું કામ કર્યું આ વા આ હિંસા કરવાની શું જરૂર હત ગળે ઉતરે નજરે તમે જોવો તો પાપ એટલે કેવું બાળકોએ સ્ત્રીઓ વનવાસીઓ આદિવાસી એ સિંહો એ મુગલા હોય નાના નાના સર્પો કોઈને છટકવા દીધા નથી યક્ષો કિન્નરો કેટલા વસતા હતા બધાને બાળીને બાફી નાખ્યા હાય હાય હાય આ સહન નથી થતું એમ એટલે તમે જોજો આજે પણ ગણા શ્રીકૃષ્ણ માનનારાઓમાં અમુક લોકો આજે પણ છે જે એમ કહે છે અગિયાર વર્ષ ને બાવન દિવસના શ્રીકૃષ્ણ વ્રજ ગોકુળમાં હતા ને ત્યાં સુધી માની પછી અમે માનતા નથી કેમ પછી બગડી ગયા રીતસર માને એટલે તમે એને જો તમે એમ કહો જય શ્રી કૃષ્ણ નહીં બોલે તમને ક્યાંય એવું મળે તો તમે કેજો આ વાત કરી માહિલા છે તમે કયો જય શ્રી કૃષ્ણ તો જય જય શ્રી ગોકુલેશ કયો તો જ બોલે पीछे बगड़ी गां कर खबर है एले य बगड़ी गए भगवान बगड़ी जाते तमने को सुधारिक स्वरूप समझा नहीं એને સમજાવવા વાળા નથી સમજ્યા ત્યારે ભગવાન બગડતો નથી ખાંડોવન કરી નાખે રા આવડી લોપરી કરીને આ નીલકંઠ ને શરીરે બાંધુ ને તો મને પાપતો ન લાગે પણ ઉલટાના બ્રહ્માંડના બધા જીવોનો ઉદ્ધાર થઈ જાય એવો આ છે પણ એ આવું ને ત્યારે ભાઈ ત્યારે એ નિશ્ચય થવો એ કઠણ છે એ રઘુનાથ ને થતું કે આને પરસે નથી વળતો એમાં કેટલી આવડો નો હોથરામાનંદે છે એટલે મહાભારત નું યુદ્ધ હોય તમે હરખવું માર્યા કોઈને ભીષ્મદાદા ને એ રીતે દ્રોણાચાર્યથા નથી માનતા પણ ભીમ એ રીતે માર્યો કર્ણ એ રીતે માર્યો એ સાચું કામ નથી કર્યું એટલે દેખાય છે એટલે ઘણા લોકોને મહાભારત પણ કઠે છે ગીતાના કૃષ્ણને માનીએ છે મહાભારતના કૃષ્ણને નથી માનતા કૃષ્ણને એક ટુકડા અરે ભાઈ એ બગડતું તત્વ બગડતું નથી જોવો એટલે જયારે છેલ્લે અસ્વસ્થામાં ઉતરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર મૂક્યું મૃત પરીક્ષિત જન્મ થયો સાવ ડેડ બોડી હાઉ બાળક મરેલું જન્મું ઉત્તરાને અને એ વખતે ભગવાન શ્રીકૃષ્ણ બોલાવ્યા છે આવ્યા છે બે હાથ ફેલાય ને અવકાશમાં શ્રીકૃષ્ણ બોલે છે મહાભારત ના યુદ્ધ પતિ ગયા પછી ઘટના છે અને મહાભારતમાં હું થયું ખાંડવનમાં હું થયું એ બધું જાણીએ છીએ ને કથા અને શ્રીકૃષ્ણ હાથ ફેલાવીને કહ્યું હય દીગપાલો હે દેવતાઓ હે બ્રહ્માંડના દેવતાઓ મેં સ્વપ્નમાં પણ ક્યારેક ખોટું ન કર્યું હોય તો આ બરેલું બાળક જીવતું થઈ ગયો અને એ જ વખતે પરિક્ષિત બેઠા થયા છે ક્યાં કર્મ લાગ્યું એક નેતાએ આ કથા સાંભળી લીધી લે ને મનમાં ગરી ગયેલું યક તો હું લોકનાયક છું એને અત્યારે યાદ આવી હું તમને કઉ છું એ હોસ્પિટલ ની મુલાકાત ગયેલો હોય છે એમાં એ બેઠો હોય છે ત્યાં કોઈ નો આવ્યો બહુ રડવા જે અવાજ આવ્યો એટલે આ રાજનેતા ક્યાં કોણ રડે છે તો કે નેતાજી આ એક મહિલા છે એને મરેલું બાળક અવતર્યું છે ને એટલે એ રુધન લો કરે છે અરે અને યાદ આવ્યું હું લોક નાય ચલો ચલો મરેલું બાળક અવતરે તો જીવન થઈ શકે અને નેતાજી પધાર્યા લાંબો છપ્પન કોટ નેતાજી કીધું રાખો અને હાથ ઉંચા કરીને કહ્યું હરે દીકવાળ દેવતાઓ સાંભળો મેં સ્વપ્નમાં પણ ક્યારે ખોટું ન કર્યું હોય તો આમ બાળક છે સજીવન થઈ જાય બાળક તો જીવતું ન થયું બાળક ની મરી ગઈ એ તને કર્મ લાગે ઓને ના લાગે તું લોક નાયક સરખા નથી કેરોસીન ને પાણી બે સરખા લાગે પણ કેરોસીન કાટ કાઢી નાખે ને પાણી કાટ ચડાવી દે ભાઈ બે સરખા લાગે બે વાસણ ભયરાવે તો શું લાગે કોઈને ખબર થોડી પડે પણ એક કાટ લગાડી દે ને એક કાટ કાઢી નાખે એમ લોક નાયક શ્રી કૃષ્ણ જુદા છે એ ખાંડવન બાળી નાખે તો દિવ્ય છે એ શ્રીજી મહારાજ પંચાળાના સાતમા માં નિર્બંધ છે નિર્લેપ છે માયા રહીત છે એવું ને એવું માનવ સ્વરૂપમાં જે ચરિત્રો કરે છે એવું જ દિર્લેપ છે એવું જ દિવ્ય છે એટલે અઠ્યોતેર માં શ્રીજી મહારાજે કહ્યું ભગવાન સારી ક્રિયા કરે નરસિંહ ક્રિયા કરે હારે અથવા જીતે શોક કરે કે રાજી થાય પણ ભગવાનની તમામ ક્રિયાઓ છે એ કલ્યાણકારી છે એમ જે સમજે એને યથાર્થ નિશ્ચય થયો છે કુબજાનું ચરિત્ર ક્યાં સમજાય હવે ઘણા ને થાય ખરે કુબજા પાસે ભગવાન ગયા હવે હકીકતમાં ઉદ્ધવજી ને લેતા ગયા બોલો કુબજાની પાસે ગયા ત્યાં હવે કુબજા એના કાકા કહેવાય કાકા આ ભત્રીજા રાત્રે ત્યાં કુબજા ને ત્યાં ગયા અને ઉદ્ધવ કાકાને શું કે છે શ્રી કૃષ્ણ હજી જુવાન શ્રી કૃષ્ણ કાકા તમે દરવાજા ઉભા ન આવે હું કુબજા પાસે આખી રાત કુબજાના મહેલમાં રહ્યા સવારે શ્રીકૃષ્ણ બહાર નીકળ્યા ઉદ્ધવજી એમના દરવાજા પહેરો ભરે છે હલતાથી ઉદ્ધવજી કઈ બોલતા જ નથી શ્રી કૃષ્ણ ને પરશો ઓળખ્યો એમને કીધું કાકા તમને કઈ શંકા નથી થતી તો કે શાની અરે કુબજા સાથે આખી રાત રહ્યો अरे महाराज एम शानी शंका ते पेह शरीर कणकण तेज बैठा छो पो एम मैंने शानी शंका उद्धव जी ने कई न थे सैकड़ों वर्ष पी के पचतु नहीं क्या त्या गया जवाइ नहीं पारका भाई त्या जवाइ नहीं अंदर खोटो प्रचार थी जाए જે વિચારને પોષણ મળી જાય આવા મૂળ ગ્રંથો માંથી ચરિત્રો જ કાઢી નાખવા જોઈએ સમાજને ખોટી પ્રેરણા મળે છે આવા ચરિત્રોનું ગાન પણ ન કરાય આ ગંદી ચીજ છે ખોટી પ્રેરણા મળે છે ભાઈ હું તમને એ કોટી પ્રેરણા શ્રીકૃષ્ણ માંથી જ મળે એવું થોડું છે જેમ જ્યાંથી લઈ હોય ત્યાંથી મળે ખોટું કરવું એને કઈ શ્રીકૃષ્ણ શીખવાડે છે જે ભાગવતમાં નથી માનતા શ્રીકૃષ્ણ બીજા કોઈ આકાર ને નથી માનતા એવા બ્રહ્મવાદીઓ વેદાંતિયો પણ વ્યભિચાર કરે છે ક્યાં બેઝ ઉપર સ્ત્રીને ભોળવે કઈ રીતે આમાં કૃષ્ણ લીલાને બાને ભોળવનારા થયા છે સમાજમાં ખોટું નહીં પણ છે જ નહીં શ્રી કૃષ્ણ અપના કામ કરે બ્રહ્મ સદા નિર્લેપ હે હવે આ લૂપ સ્વલ લી આવે છે ને જેને ખોટું કરવું છે એ ગમે ત્યાંથી છીંડા ખોળે છે ઉલટાનો શ્રી કૃષ્ણ કુબજાની પાસે બેસે અને એમાં તમને વિષયનો વ્યવહારનો જે સંકલ્પ થયો ને એ તમારો માનુષી બુદ્ધિ એટલે તરત શ્રી પુરુષ વ્યવહાર યાદ આવે નિરર્થક છે એ તત્વ સમજાયું જ નથી એને વિષયોનો આનંદ જ નથી ઉલટાને એને સ્પર્શ કરે તો વિષયો ઉડી જાય એ તો સચ્ચિદાનંદ સ્વયં પોતે છે એને વિષયો થકી આનંદ નથી ઉલટાના એના દર્શન છે પણ વિષયોની જે કલ્પના થાય છે ને એ આપણા મનમાં ઉઠે છે કે નહીં એના માટે આ ચરિત્ર છે બાકી વિષયોથી એ સુખી થાય છે અને વિષયોનો વ્યવહાર એને છે એ વાતમાં માલ હતી જો એમ મનાતું હોય तो ये तत्व आवी रीते काल माया कर्म स्वभाव गुण પુરુષ એ બધાથી એ ભગવાન પર છે નિર્લેપ છે ઉલ્ટાના એમના નામ રૂપ ગુણ ચરિત્ર ક્રિયા બધા જ કલ્યાણકારી છે અને જયારે આવો યથાર્થ નિશ્ચય થાય એને પછી કાળ કર્મ માયા એમાં ક્યાંય પ્રતીતિ આવતી નથી જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે કોઈ બીજી આસ્થા માંડવા જતો નથી સમજવાનું હવે એને પાકો નિશ્ચય થયો છે એ પ્રારબ્ધના રોદણા નથી રોતો કોણ છે કાળમાં એના નિંદા હરી કરે હોય એવું જ એને દ્રઢ થયું આ મારી સામે મૂર્તિમાં બેઠો છે એનું કર્યું થાય ત્યારે એને યથાર્થ એ સ્વરૂપ ઓળખાયું છે હવે બહુ મજેકી બાદ એ પ્રથમના ત્રેસઠમાં વચના મૃતમાં છે કે જેને યથાર્થ નિશ્ચય થયો હોય એના લક્ષણ કેવા હોય પાક્કો નિશ્ચય થયો હોય એટલે જ આપણે બાસઠ અને ત્રેસઠ બે ભેડા લીધા બેનો પાયો અને વિસ્તાર બહુ મજાનો છે પછી મહારાજ એ આપણને એમ ભ્રમ નો થઈ જાય હા હા હા હા અત્યારે જે વાત થઈ ને એ પ્રમાણે આપણે તો કાળ કર્મ માયા ને નિયંત્ર માની બધું છે અને આપણને પાકો નિશ્ચિત થઈ ગયો આવો ભ્રમ કરી જાય એ ભ્રમ નિરાકરણ ત્રેસઠમું વચનામૃત કરે છે એ સાંભળવા જેવું છે શ્રીજી મહારાજને પૂછ્યું છે કે મહારાજ પાકો નિશ્ચય યથાર્થ જે તમે કહો છો એ હોય તો એના લક્ષણ ક્યાં છે आपने समझाई एवं लक्षणों हम बताए एक श्रीजी महाराज पहलू कहू के जेने पाको निश्चय होने अत्यंत निवृत्तिपरायण वृत्ति होवृत्ति जराय करनी गमती न होवृत्ति वृत्ति होने अत्यन्त त्यागशील वृत्ति हो એવાને પણ અમે ગમે તેવી આજ્ઞા કરીએ પ્રવૃત્તિ કરવાની તો તત્કાળ હરખ ભેરીએ પ્રવૃત્તિ ગમે તેવી કઠણ હોય તો કરે અને પ્રવૃત્તિમાં જોડાઈ જાય પણ મનમાં કોઈ કચવાટ ન થાય કોઈ શંકા ન થાય જરાય મનમાંથી પાછો ન પડે તો સમજવાનું એને પાકો નિશ્ચય છે નિષ્કુળ સ્વામી ક્યાંય જોડાય ધોલેરા સાચવે ગુણાતીતાનંદ સ્વામી ક્યાંય જોડાય જૂનાગઢ સાચવે ખોરાસાના રાજાભાઈ ખાલી ઘરના એને વાંધો પડ્યો કથા જાણો છો લાંબી આપણે કેવી નથી ખાલી એમણે એક વાણીને કહી રાખેલું કે સાધુઓ આવે ને હું ખેતરે ગયો હોઉં એને સીધું સામાન મારે પહોંચાડી દેવાનું એટલે ભગત હશે ખેતરમાં સાધુઓ બે આવ્યા પેલા વેપારી નાના દુકાન જઈને એમને ઘરના ને કહ્યું સાધુ આવે છે સીધું આપો અને બૈરા ખીજાણા મારા રોયા અમારા ઘર ભાળી ગયા છો તમારા ઘર બળી ગયા છે બૈરાઓની આવી જ વાણી હોય એ ખરખી હો અમારા ઘર ભાડ્યા છે તમે બીજા હળગી ગયા છે એમ કરીને વાસણ પછાડ્યું તો એટલે વાણિયો તો વયો ગયો પોતાના ઘરેથી લાવીને સીધું સામાન જમાડ્યું સાધુ હો પછી વ્યા ગયા સાંજ પડી ભગત હાજને ટાઈમે બળદગાડાને બધું લઈને આવ્યા એટલે વેપારીની દુકાને પૂછ્યું એટલે વેપારીએ કીધું એ રાજાભાઈ જરાય ઘરમાં ઝઘડો કરતા નહીં આ તો હું તમને કઈ રાખું મેં સીધું આપી દીધું છે સાધુઓને પણ તમે મહેરબાની કરીને ઘરમાં ડખો કરતા નહીં મને સેવા મને મારે કરવાની હોય તમે મને કઈ રાખ્યું એટલે હું ત્યાં જાઉં પણ આવું થયું રાજા ભાઈ કઈ વાંધો અને પછી ભાઈ ઘરે જઈને કીધું સાધુ આવ્યા હતા અને આ બધું માગ્યું હતું સારું થયું ન દીધું અને બૈરા ને એમ થયું મારા પક્ષમાં આવી ગયા તું બહુ ઘર હાચવે છે એ સાધુ આવે જ રાખી આપડે બધું દીધી રાખી આપડે છોકરાજી કાલે મોટા કરવાના છે એને શાર સડીનો વેધ કરવાનો છે એને મરાવા ભણાવવા છે બૈરાઓને ઘરેણા ચડાવવાનો હોય તું બહુ ઘર રખી ભાઈ છો હું તો બહુ રાજી થયો હવે ગમે ત્યાં બાર ગામ જાવ ને તો મન જરાય વાંધો ના આવે બૈરા તો બહુ ખુશ થયા ઉલટાનું વધારે થોડું ભેંસ નું દોયેલું દૂધ આપ્યું અને રાજા ભાઈ ડાંગર પણ પી ગયો કોઠામાં પી ગયા બોલ્યા નહીં વેપારી કાગળ લખાયો કે તમારા ભાઈ બઉ બીમાર છે એક દંડો શ્વાસ ઉભ્યો છે અને છેલ્લી ઘડી છે મળવું હોય તો મળી જાઓ એ કાગળ પાછો વાણિયા જ લખ્યો ને વાણીઓ લઈને દેવા આવ્યો વાણિએ વાંચો રાજાભાઈ શીખવાડેલો વાણીએ વાંચ્યો પેલા તો અભણ પ્રજા બહુ હતી ને રાજાભાઈ ડાંગર અંગ્રેજી ભણેલા હતો હા રાજકોટમાં સર માલકમ ને ભગવાન સ્વામી નાય તો રાજાભાઈ કે એને ઘરવાળાને લે તો હું અત્યારે નીકળું તારા ભાઈ ને મળી આવું ભાઈ મારો છે તમારે શું જઈને છે તમે રહ્યો હું જાઉં રાજાભાઈ એને જ મોકલવા સારું તો એમ કરો એ તમે જીઆ પણ જો વાર લાગશે કદાચ ભયા જાયું મોડું થાય એમ કરો ઘરેક લાગે એટલે ઓલ્યા ગયા આમ આયને વેળું પોટલું ઘર ને તાળું પાડુસી દીધી ચાવી અને આવ્યું વેલું ગઢડા મહારાજી પાસે બધો ઢગલો કર્યો ઘરેણા મહારાજ આ ઘરેણા તમારા હું તમારો સાધુ કરો મહારાજ બધી કથા જાણી વૈરાગ તો આમ આપ જેવો હતો મહારાજ કે સાધું થવું છે કે હાથી હાકો જાઓ આ ફેંકીને આવ્યા હોય અને તાજો વૈરાગ હોય જરો જૂનો થઈ ગયો હોય તો વૈયો થાય હાથી હાંકવા પણ આ તાજો જાઓ પર્વતભાઈ નો હાથી હાકો છોકરા નાના છે એને અખંડ વૃત્તિ હોય ભજન ધ્યાન રહેતી હોય તમે સંભાળી લો હવે ખોરાશે અગતરાની જમીન એક શેઠે આ બાજુ એના બૈરા કામ કરતા હોય છોકરા કામ કરતા હોય અને અહીંયા રાજાભાઈ કામ કરતા હોય આજ્ઞા કરેલી એક શેર લોટ ખાઈને રેજો આ રાજાભાઈ વાળા પરોતભાઈનું કામ કરે એક શેઠે કામ કરે બૈરા છોકરાઓ આમ દેખાતા આ માણસ અહીંયા કામ કરે અને ફક્ત બાજરાનો એક શેર લોટ એક ટાઈમ લઈ લે પાણીમાં ગોળી અને પી જાય બે મહિના કામ કર્યું હતું ચૌદ ચૌદ વર્ષ સુધી કામ કર્યું પણ કોઈ દિવસે એમ ન કીધું મહારાજ હવે મને સાધુ તો કરો ના ગમે તેવી પ્રવૃત્તિમાં જોડે એ એને નિશ્ચય યથાર્થ છે આપણે જોડાઈએ નહી હોય એ આપણે બધા જે કહીએ કે હા હા હા નિશ્ચય પાકો શેનો નિશ્ચય પાકો નહીં કરવું ઈ નિશ્ચય પાકો પ્રવૃત્તિમાં જોડાઈ જાય तो ये महाराज के पाको निश्चय है ये तो सामने तेरे अत्य शू अर्थ ले के सबने पोतपोता धर्मों की आज्ञा करी है ये आज्ञा में जरा आगो पाछो न थे तो यथार्थ भगवान ने स्वरूप ओखाण थी बीजू के भगवान ने भगवान भक्त ने अर्थ जेवा प्रवृति करने मोटी उत्साह भेर करें अति उत्साहित थेवा આવી સેવા મને ક્યાંથી મળે આવો અવસર મને ક્યાંથી મળે એ ઓલા કમળસિંહભાઈ વામજા માંગરોળના હોય બીમાર હોય ને ઝીણાભાઈ દરબાર કહેવાય પણ ખાટલાનો માથે પાય ઉપાડીને ઘરે લઈ આવે અને એની સેવા કરે મને આ ક્યાંથી મળે એક જણાએ ભાવનગરના મહારાજા પોરબંદરના દરિયે હવા ખાવા આવ્યા છે ત્યાં રાતે છે અને આ એક જણો ત્યાંય ફરવા આવ્યો છે એમાં રાતે ઓલા ભાવનગરના મહારાજાને હોકો પીવાની ઈચ્છા થઈ ત્યારે રાતે કંઈ મળ્યું નહીં તો આ પહેલાં માણસે ક્યાંથી હોકો લાવીને ભરીને ભાવનગરના મહારાજાને આપો એને હોકો એને પીધો વાત તો પૂરી થઈ ગઈ પણ આ માણસને આખી જિંદગી કોટો રહ્યો કે મેં ભાવનગર ના ને હોકો ભરી દીધો હતો ભાવનગર ને હોકો આટલો એને કોટો કોઈ કઈ બતાવે નતો કે ભાવનગર ના મારા હોકો ભરી દીધા ને હું છું આ ઘડી જાય ને તરત ઓળખી જશે ને તને ઘાણીયા ઘાણી તેલ કાઢી નાખશે બધા ડરી જાય આવો કોટો રીએ કે ભગવાન ને ભગવાન સેવા મળી હોય તો એને એવો પગલે પગલે લપ માની ન કરે બાકી તમે ગામડાઓ મંદિર થઇ જાય છે પછી આરતી ઉતારવા વાળા નથી રહેતા ઝાલર વગાડવા વાળા ના હોય એટલે ઇલેક્ટ્રિક નગારા આવ્યા એ બીજા પૂજારી એ વગાડવું ચાલુ કરીએ નગારું આરતી ના હાથ આ ડુંગડા પછી ચરણામરની ઓલી ટબુડી લિંગ બે કોઈ આવે તો આપે નહિ પોતે પીનવીયો જાય ભગવાન અહો થાય આ ક્યાંથી મળે આ ક્યાંથી મળે જેમ જેમ સેવા કરતો જાય એમ એમ થતું કે આ સેવા મને ક્યાંથી મળે લપ માની કરે તો એને નિશ્ચય મહિમા નથી બીજી વાત કહી શ્રીજી મહારાજે સ્વભાવ એના જીવમાં જળાય ગયો હોય ટાળવા મથતો હોય ન ટળતો હોય પણ એમ જાણે કે ભગવાનનો સંતો આગ્રહ છે કે આ ન જોઈએ તો એ જ ક્ષણે મૂકી દે જેનાથી ભગવાન પોચવાય છે હવે આનો રાખ સ્વભાવ છૂટી જાય તો સમજવાનું કે એને ભગવાનનો યથાર્થ નિશ્ચય છે કારણ કે એને ભગવાન અને ભક્તોને સંતો રાખવા છે પોતાનો સ્વભાવ રાખવો નથી આપણે શું કરીએ છીએ સ્વભાવ રાખીએ છીએ અને ભગવાનના સંતો ભક્તોને કાઢી નાખીએ છીએ હોય કે સ્વભાવ તત્કાળ છોડી દે અને સ્વભાવ છોડવો આંકરો છે ભાઈ પ્રકૃતિ મૂર્ધની વર્તી તમે લગ્ન કરવા જાવ ત્યારે પાક પહેરો પછી કલગી નાખી હોય ને એ કલગી છે ને મૂર્ધની વર્તતે આગળ આગળ જ હોય આમ વાયર કર્યો હોય ને એમાં લાલ બલ્બ રાખ્યો હોય ડટ્ટો વળ્યો વરરાજા નો ખિસામ નાખ્યો હોય લબગ ઝબગ થતું હોય ગીત ગાવાતા વીરો મારો જગમગમગ થાય નાના ભાઈ તો આપ જમણા પગમાં હાથ બીજા પગમાં દપાશી છે વીરો મારો ડગમગ ડગમગ આમાં ક્યાં ઝગમગ ઝગમગ થાય એવું શકાય એમ સ્વભાવ કલંગી જેમ વર્તે મૂર્ધ વર્તે જાય ની સ્વભાવ બે ભાઈ બંધો એમણે કઈ ધંધો નહી પછી વિચાર કર્યો કઈ દુકાન કરીએ કરિયાણે દુકાન નાખી હવે કોઈ ગ્રાહક આવે નહી સવારથી આ બેઠા રહી બે ત્રણથી થઈ ગયા એટલે બે જણા કે હા કોઈ ગ્રાહક આવતા નથી તો આપણને ધંધો આવડશે કેમ કારણ કે આપણે ક્યારેક કર્યો તો છે નહીં માંડીને બેઠા છે કામ કામ શીખવાડે પણ કોઈ આવે તો શીખાય અને કોઈ આવતું જ નથી તો ધંધો કેમ શીખાય તો ઓલો બીજું કે શું કરીએ એમ કરે હું થડે બેહું તું ગ્રાહક થાય કમસે કમ અનુભવ તો થાય નાખી ગયો એક જણો દુકાન બેઠો ગ્રાહક ઉપર ગોળ આપો કે મૂર્ખા શીશી ગોળ સીસી ગોળ લેવા આવું અક્કલ ના ઓછવીર ધંધો કઈ આવડે છે ખરીદ કરતા આવડતું નથી ભય તકાશો ઓલો ગયો હરખો ગ્રાહક થઈને આવી વળી શેરી નાખે આંટો મારીને પાછો આવ્યો ટેબલ ઉપર કિલો ખજૂર આપો એટલે ભય ને પાછો તને નહીં આવડે તું થડે બેસ જો હમણાં હું ગ્રાહક થઈને આવું છું એટલે આ થળે બેઠો શીશી વાળો ઓલો ગયો ગ્રાહક થઈને આવવા માટે એને આવી અને સીધું એમ જ કીધું છેઠ સાહેબ એક કિલો ગોળ આપો આ છે ને આ વાત બને એકલા સાંભળ બહુ દાંત કાઢવું અરે છે એવું કેવાની વાત શું છે સ્વભાવ જાય નહી ન જાય ભાઈ સ્વભાવ જતા છે શીશી લાવવા છો પણ આવા આકરા આદત નથી જતી તો કામ ક્રોધી લોભી ઈરસાળો ઝઘડાડો નિંદા કુથલી આવા સ્વભાવ છોરી ચૂપી થી કામ કરવા આ કરવું તે કરવું ખોટું બોલવું કપટ કરવું દગો કરો છ કરવું પ્રપંચ કરવું આવા બધા સ્વભાવ જીવમાં જડાઈ ગયા હોય એ જો ભગવાનનો નિશ્ચય હોય તો એક ધડા નીકળી જાય તો સમજવાનું કે ભગવાનનો હવે પાકો નિશ્ચય થયો છે બીજી વાત કરી કે જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો હોય એને ભગવાનના ભક્તોનો સંતોનો ક્યારેય અવગુણ આવે જ નહીં પોતાના અવગુણ લે બીજાના ગુણ લે મારે કે તો સમજવાનું કે ભગવાનનો મહિમા ને નિશ્ચય યથાર્થ થયો છે પણ જેને અવગુણ દેખાતા હોય અને એ જ કૂટતા હોય તો ભગવાન સ્વરૂપ નિશ્ચય મહિમા એને સમજવામાં આવ્યો નથી મધ્યના તેરમા વચનાત્મા શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન જે જગ્યા બિરાજતા હોય એ જગ્યાને પણ નિર્ગુણ જાણે ભગવાનના વસ્ત્ર વાહન અલંકાર ખાન પાનાદિક પદાર્થ એને પણ નિર્ગુણ જાણે જેને નિશ્ચય છે એને અને મહારાજ કે છે આવો જયારે નિશ્ચય થશે ત્યારે તમને કામ ક્રોધાધિક જીતવાનો પ્રયાસ નહીં પડે આ બધાને દિવ્ય જાણે એટલું નહીં મહારાજ કે પૂર્વે જે ભક્તો થયા છે ઉદ્ધવ અક્રુર સુદામા જેમ આજના સત્સંગી યથાર્થ નિશ્ચય થયો છે ને બધી વાતો તો બાપલા હવે આપણે કઈ છે નિશ્ચય છે નિશ્ચય છે પણ બહુ કાચો છે ને સુંદરિયાણામાં રુઘનાથભાઈ પટેલ હતા સામાન્ય પાંચસો છસો એનો નિર્વાહ કરવાનો ભિક્ષા માંગે તો ક્યાં મળવાની હોય એમાં રૂગનાથભાઈ બલભદ્રાનંદ સ્વામી ના પચાસ મંડળ હતું એમને જઈને પ્રાર્થના કરી સ્વામી તમે અમારે ગામ આવો સ્વામી કે એકાદ દાડો રેસો ત્રણ ઘર છે બહુ તો તણદી રહીશું પછી ત્યાં ભિક્ષાનો માથાકૂટ થાય અને ગામમાં કોઈ સત્સંગી હોય નહીં એટલે પછી ભાર પડે મહારાજની પણ આજ્ઞા હતી કે કોઈને દુઃખી થાય એવું નહીં કરવાનું એટલે અમે પછી વૈયા જશું તો કે તમને ભિક્ષા મળે બીજે ગામમાં આપ્યા તો ક્યાં વાંધો છે હા તો જોશું આવ્યા પછા સંતો રોકાયા ગામમાં કોઈ સત્સંગી હતા નહીં ભિક્ષા તો આપવાના હતા જ નહીં કોઈ રુઘનાથ ભાઈ દાળ દુષ્કાળ છે તમે ખાજો અને સાધુ આવે ને અને ભરી ભરીને દીધું સામાન કે ભિક્ષા આપજો એટલે તમને પૂન થાય જવું અનાજ એ કોક નું પૂન ખાવાનું મળે તો કોણ ના પાડે એટલે સાધુઓનું પચાસ મંડળ રોકાણું રોજ નવે નવે ઘરેથી ભિક્ષા મળી જાય સંતો ને થયું એટલે રુગનાથભાઈ કે સ્વામી ભિક્ષા બધા આપે છે એ બધા ગુણભાવવાળા કેવા સારા સત્સંગીઓ થયા છે તો પછી શું વાંધો છે બલભદ્રાનંદ સ્વામી કે બીજે ગામ જઈએ અને કોઈ આવું ન મળે તો હોળી કોઈને પીડા થાય રોકાણા બે મહિના નીકળી ગયા અને બધું ખાય કોનું રુગનાથભાઈનું ઓગણોતેરો કાળ રુગનાથભાઈ નો બાપ સત્સંગી નહીં પાછો ચોરી છૂપી ત્યા બધું કરે પણ એવો મહિમા હા એમાં આત્માનંદ સ્વામી ફરતા ફરતા આવ્યા બલભદ્રાનંદ સ્વામીને કીધું તમને કઈક વિચાર આવે છે મહારાજની આજ્ઞા છે બે બે મહિના પડ્યું રહેવાનું પણ સ્વામી અહીંથી બધા ભક્તો એવા છે કે બધા ભિક્ષા આપે છે બને જ નહીં ને ત્રણ ઘર સત્સંગી કોણ તમને ભિક્ષા દીએ ખબર નથી આપણે બધા મારી માન તોડી નાખે છે અહીં તમને એમ ભિક્ષા આપે કોઈ આપણે ખબર છે બધાની પણ સ્વામી ના બોલાવો બધાને રઘુનાથ કીધું બધાને બોલાવો એ બધાને બોલાવ્યો બધા બેઠા એટલે રૂગનાથભાઈ શીખવાડ્યું તેમ કીધું કે હા હા સંતો કીધું કે ભીક્ષા આવે છે હા આ ભાઈને ત્યાંથી આવે છે આ ભાઈ ત્યાંથી બધા ઘણા બધા હો વીસ પચીસ જણા બેઠેલા એટલે કે બધા સ્વામી આ બધા આપે છે અને બધા રૂગનાથભાઈ કે બધા સત્સંગીત થઈ ગયા છે આત્માનંદ સ્વામી કે તમે બધા સત્સંગીત થઈ ગયા છે હા અમે તો સાધુ મહિમાથી હા હાચવીએ તો બોલો સાધુ આ તમારા ગ્રહ પંચવર્તમાન બોલો હવે એ કંઈ શીખવાડેલું નહીં એટલે દારૂનો પીવાનો પંચ વર્તમાન ની કાંઈ ખબર નહીં એટલે બધા મોઢા ઢળી ગયા એટલે પછી એમાંથી હતા અમને ભાઈ કઈ સત્સંગ નથી અમે કાંઈ વર્તમાન જાણતા નથી અમને તો રુઘનાથભાઈ આવી રીતે આપ્યું છે એટલે અમે આમ કરીએ પૂન મળતું હતું ને પરબારું એટલે આત્માનંદ સ્વામી કે રુઘનાથભાઈ તમે આ શું કર્યું તમને ખબર છે કાલે સવારે અનાજ ખૂટી જાય સ્વામી મેં નક્કી કરી રાખ્યું છે અનાજ ખૂટી જાય ને એનું સ્વામી આવો લાભ મને આંખમાંથી આંસુ પડી ગયા દુષ્કાળ છે હું કમાઈ કમાઈને અનાજ ભેળું કરું છું મારો બાપ કુસંગી છે મારા બૈરા કુસંગી છે અમારા ગામમાં બીજા કોણ સત્સંગી આખી જિંદગી જિંદગી કમાઈને ભેળું કરું જો આવા અવસરે સાધુના કામમાં ન આવે તો મહારાજ મને બહુ અજંપો રહેશે એટલે મારે તો સાધુઓને જમાડવાતા મારું લેખે લાગે અને બીજું સાધુઓનું દર્શન અને રોજ કથા વાર્તા અમૃત થાય છે મને આનંદના ઓડકાર આવે છે મા બાપ પણ રુગ્નાથભાઈ અનાજ ખૂટી જાય પછી શું કરો એ સામે નક્કી કરી રાખ્યું છે ખૂટી જાય એટલે શું અનાજ ખૂટી જાય ને એટલે આ સંતો ને હારે મારે સાદું થઈને હાલી નીકળું ઓહો મેં નક્કી કરી રાખ્યું સાદું થઈ જવાનું આત્માનંદ સામેની આંખમાં હંવાય એ ભગત આવા આવા નિર્ણય ન લેવાય તમારી ભાવના બરાબર છે એક જણો આઈલો જ ભિખારી કીધું એ ભાઈ સાહેબ હે કુ દે દો દર દર ખીચામાંથી સો રૂપિયા નોટ કાઢી ભિખારી દીધી ભિખારી ને નોટ તો આપી પણ જોયું ન એને લાગ્યું કે આ ભિખારી જન્મથી હોય એવું નથી એટલે એને કીધું આમ તો સારા કુલવાળો હોય એવું લાગે છે એટલે હું થઈ ગયો ખેંચી લીધી હો રૂપિયા નોટ પાછી લી લીધી એને દે ને તો ભિખારી વેણા આવે પણ પુરુષોત્તમ નરસિંહ મહેતા કે છે દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારે હજી આખંડ રોજી હરીનાહાર ઓ હું રામગ્રીઓ લખી છે નરસિંહ મહેતા એ મારે ગાવાનો અભરખો રહી ગયો પણ હવે જવા દો બીજું શું પણ હવાર માં હોય કોઈ વન વગડો હોય તો નરસિંહ દેવા વાળો દુબળો નથી ભગવાન નથી ભિખારી આત્માનંદ સ્વામી કે ભગત જાઓ જાવ જાઓ સ્વામી નારાયણ ભિખારી થોડા છે કે એના માટે તમે વાપરો તમે ભિખારી થઈ જાઓ જાઓ સંતો રાખો અમે રાજી છે આત્માનંદ સ્વામી બીજે ગામ ગયા મંડળ ને દુકાળ ઉતરી ગયા ई वर्षे भगत ने मन मन, मन मन पाकिय। चार सौ मन अनाज पाक्य गाम वी मणचाली मन वीह मणचाली मन भगत ने पाक्य चारो मनाज बापो के रगना के रघनाथ के बापा आ साधु आया थाने हूँ जमा तो, तो, तो चोरी छूपी थी ते सत्संग नहीं ते अपने दियो नही એ સાધુને જમાડ્યું ને એટલે ચારસો અનાજ નો વરસાદ થયો છે મારાથી છુપ્યું છુપું તમે સત્સંગી નહીં મારે છુપું કરવું પડે ને એનો બાપ કે ભલા માણા એ મારાથી છુપું હુકામ દેવું હું સત્સંગી નથી એટલે ને હા એ તારા સાધુ પાઉ છોડ્યા ધાડ્યા જમાડ સાધુ જા એનો બાપે સત્સંગી થયો એની ઘરવાળી સત્સંગી થાય એના છોકરા થયા અને રાંધીને યથાર્થ નિશ્ચય છે એને ભગવાન અપાર મહિમા છે તો એને યથાર્થ નિશ્ચય થયો છે શ્રીજી મહારાજ પછી એક વાત કરી કે ભગવાન કથા વાર્તા કીર્તન ભજન એનો પણ અતિશય મહિમા સમજે અતિશય ઉત્સાહથી કરે તો સમજવાનું કે એને ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો છે આપણે દસ મિનિટ જોવા માંડે એ ભાઈ યથાર્થ નિશ્ચય આ તો આપણે કહીએ છીએ ને એકાંતિક થઈ જ્યાસી બહુ કાચો છે નિશ્ચય બહુ કાચો છે હજી એક વાત મહારાજે પ્રથમથી મારું કલ્યાણ તો થઈ ચુક્યું છે હવે હવે મારું જે દર્શન કરે ને એનું પણ કલ્યાણ મારું કોઈ વચન માને એનું પણ કલ્યાણ મારા ગોળાનું પાણી પીવે એનું પણ કલ્યાણ મારા હાથ કોઈ રોટલો ખાય એનું પણ કલ્યાણ મને ભાવેથી કોઈ વંદન કરે એનું પણ કલ્યાણ આવું વર્તેજ કે સત્સંગ ના ગોળાનું પાણી પીવે તો એનો ઉદ્ધાર થાય છે સાંભળીએ છીએ ને મનાય નહીં ને વાત ખબર હોય ને આપણો ગોળો કેવો આપણે કેવા પણ તમે જોવો મહિમા મહિમા દેખાય કે ન દેખાય હો ભગવાન ને ધરાવેલું પાણી છે ને બદલી નથી જાતું પણ ગુણ બદલાય જાય છે ઈ ગોળામાં નાખ્યું હોય તો જે પીવે એનું સારું થાય જે પીવે એનું કલ્યાણ થાય પણ તમે ધરાવીને પીતા હોજી બાપા ખેતર જતા હતા તરસ લાગે એટલે મારે ધરાવેલો જળનો લોટો પિત્તળ નો લઈ હા લ્યા વાળીએ હવે ભગત નું વિભૂતિ આવે કે ના આવે એવા મુક્ત ઓલિયા ચાલતા ચાલતા સમાધિ દશા વર્તે જીવ દશા ટાળી નાખે બાજુ વૈયા ગયા લોટો પીડ્યો રહ્યો ઘરે વૈયા એમાં ઓલો ચમાર નીકળ્યો ત્યાંથી ગામનો એનું ગોતતા હોય એમાં લોટો વાળ્યો હતો પાણી જોયું તો પાણી ચોખ્ખું હતું પી ગયો લોટો ઘરે લઈ ગયો એટલે ચમાર કે તમે કોણ તો જેમ લોટો રાખ્યો છે ને એનો ભગવાન નહી આ બાપાને તો ઓળખું ને હા તો મારો લોટો પી ગયો ને પાણીનો એટલે તને અમે તેડવા આવ્યા છીએ હા એમાં ઓહો એના છોકરા ને બૂમ પાડી એના એ હકલા એ હકલા એ હકલા આવજે હા મને અબજી બાપા તેડવા એવા છે આવેલો લોટો છે ને એ હું પાણીનો એનો રાશ ગૂંથી અને બળદિયા માટે હાંકવા માટેની રાસ એમના છોકરાઓને જઈને આત્યાજે અને માફી માગજે કે આ બાપાનો લોટો રહી ગયો તમારા ઘરમાં એની આ રાશ આપું છું અને અમારો બાપ નો ઉદ્ધાર કરી દીધો એટલે ઈ પછી જય સ્વામિનારાયણ કર્યું ચમાર ભાઈ ગયા એના છોકરાએ રાસ ગુથ અને એમને ઘેરે દેવા આવ્યા ત્યારે આ વાતનો પ્રકાશ થયો એમ ગોળાનું પાણી પીવે એના પણ ઉદ્ધાર થાય પણ હવે આવો મહિમા હવે આપણું ચેપ્ટર ક્યાં આવે છે ક્યાં હજી તો છે બાકીઓ કઈ દઉં ને છે થોડું થોડુંક છે બહુ જાજુ નથી આવો જયારે યથાર્થ નિશ્ચય થાય ત્યારે કલ્યાણકારી ગુણ આવે કેવી રીતે મહારાજે કહ્યું જેવી રીતે દીવાને નેત્રનો નેત્રને દીવાનો સંબંધ થાય જ્યોતિનો પ્રકાશને તો એ જ્યોતિ છે એ આંખમાં આવે છે અજવાળું થઈ જાય છે રીતે સંબંધ થાય છે આવી રીતે જ્યારે નિશ્ચય જેમ જેમ થતો જાય છે નિશ્ચય એટલે ઓળખાણ થતી જાય છે મહિમા સમજાતો જાય છે એમ એમ જીવની વૃત્તિ ભગવાનમાં ચોંટતી જાય છે અને જેમ જેમ ચોંટાતું જાય છે જોડાતી જાય છે સ્મરણ વધતું જાય છે માયા આ છે આ છે આ છે ઓળખાઈ જાય છે એટલે પ્રથમ ના ચોવીસ શ્રીજી મહારાજે કીધું કે કાગદી ખાટા લીંબુ કોઈને થોડા ચુસાવ્યા હોય તો પછી રાંધેલો ભાતે ચાવી ન શકે એમ જયારે નિશ્ચય ને મહિમાની ચડી જાય તો દસ ઇન્દ્રિયોને ચાર અંતર કરીને વિષયરૂપી ચણાને ચાવવા જીવ સમર્થ થતો નથી વિષય ભોગવી શકતો નથી બધેથી ઇન્દ્રિયોની વૃત્તિ તૂટી જાય છે અને એક ભગવાનની મૂર્તિમાં વૃત્તિ લાગે છે અને વૃત્તિ લાગતા લાગતા લાગતા છેવટે એ પુરુષોત્તમ રૂપ એના ઇન્દ્રિયો અંતકરણ થઈ જાય છે અને લોખંડ હોય ને કાળું છે અને ઠંડુ છે પણ ગરમી લગાડો લાલ થઈ જાય અને દજાડે જો ગુણ નો સંઘ થયો ને પેલા અગ્નિ નો સંઘ એવી રીતે હોય તો આપ ભક્ત માહિત પણ પુરુષો તમને ભગવાન બહુ સાચી જ છે આયુર્વેદ અંદર એમ કે છે ભાઈ બાવળિયા એ ક્યારે સૂવું નહીં બહુ બેસવું નહીં એટલે ભગવાને બાવળમાં કાંટા ઉગાડ્યા કેમ એની નીચે બહુ બેસણ સૂવો તો આપણું જે જીવન શક્તિ છે ને બાવળીઓ ચોસી લે છે ચૂસી લે આયુષ્ય ને તંદુરસ્તી બગડી જાય એટલે કાંટા ઉગાડ્યા છે પણ આપણે ચોખવાડી કરીને બેસીએ છીએ પછી લીમડા ને નીચે દાદા દરબારમાં લીમડો રાખ્યો લીમડા નીચે રિયો કે બેસો કે આરામ કરો તો એ છે જીવન છે તંદુરસ્તી આપે આ દરેક વનસ્પતિઓના એનો આશ્ચર્ય કરીએ છીએ ને શું કરીએ લીમડાનો બાવળ નો કરીએ છીએ હવે એક લીમડા નીચે સુવાથી તંદુરસ્તી સારી થતી હોય તો ભગવાનને આશ્રય આવવાથી એના ગુણ અસર કેમ ન થાય દૂધ પીય તો દૂધના ગુણ આવે છે અભ્રક ભસ્મ ખાવ તો એના ગુણ આવે છે સુવર્ણ ભસ્મ ખાવ તો એના ગુણ આવે છે હે ભાઈ કેમ તીખું શાક ખાય છે તો એના ગુણ આવે છે એમ ભગવાનનો આશ્રય એ જે કરે જાજલી ઋષિએ જ્યોતિનું ધ્યાન કર્યું અને વનમાં બેસતા હતા અને પછી એમાં એક વાર બગલી મહાભારતમાં કથા છે તો જાજલી ઋષિ જ્યોતિનું ધ્યાન કરે આ ત્રાટક છે તો જ્યોતિનો તે આંખમાં આવી જાય છે પછી કોઈની સામે દ્રષ્ટિ માને આંખમાંથી અગ્નિ નીકળ્યો કેમ ઉપાસનાથી તાકાત આવે તમે અમુક મલિન લોકો જોશો ને જે બહુ અઘોર સાધના કરતા હોય તો એને તમે જોઈને બીજશો જેની ઉપાસના કરે ને એના ગુણ એમાં આવે એ હકીકત છે રામકૃષ્ણ પરમહંશે હનુમાનજીની સાધના હોત કરેલી બધા રામની કરી કૃષ્ણ ની કરી સખી સંપ્રદાય ની કરી બધી કરી હનુમાનજીની સાધના કરી તો ધીમે ધીમે હનુમાનજીની જેમ કુદતા એક અને ત્યાં સુધી એના ગ્રંથોમાં લખાયું છે કે પરમહંશજી ને દોઢ ઇંચ નું પૂંછડું પણ ઉગેલું જેની ઉપાસના કરે જેના ગુણ આવે છે એટલા માટે પુરુષોત્તમ ની ઉપાસના કરે તો પુરુષોત્તમના ગુણ કેમ ના આવે जय गुण आयोजित वा शब्द वापर भगवानी जेम निर्बंध थे काल माया थी जाए निर्बंध चाहे समर्थ थे भगवानी जेम पुरुषोत्तम चाहे समर्थ थे एक द्रष्टा भादरा नश्राम सुथार खेतर बैठा हजी त्या खेतर એ ત્યાં બેઠાતા ટેકો દીડીઓ ઉભરાણી રાફડામાંથી વૈશ્રામ નારાયણ મારું કલ્યાણ તો થઈ ગયું થાય એટલો સંકલ્પ કર્યો ધારણ કરીને કીડીઓ વૈકુંઠ ચાલી ગઈ આ એક ભક્ત સંકલ્પ કેમ પુરુષોત્તમ ગુણ વર્તે છે એની જેમાં નિર્બંધ થઈ જાય અમીર સરોવરમાં પેલા સતાનંદ સ્વામી નાય અને સંતદાસજી નાય અને ડૂબકી મારી નીકળ્યા નહીં મહારાજે કીધું હાલો હાલો ચાલીએ તો સારું આપણને તરત એમ થાય છે અમારું કલ્યાણ થાય તો બસ અમારે કોઈની કીડીઓનું નથી કરવું એટલે હવે આટલું બધું આ પારાયણ કરવાની છે જરૂર છે પણ જો ભાઈ કે એવા ઐશ્વર્યો આવે ન આવે પણ ભગવાન પાસે જવું તો ગમે જ ને બધાને ક્યારે જવાય માયા બંધ તૂટે ક્યારે માયા ઓગળે ત્યારે હવે માયા ક્યારે ઓગળે ભગવાનમાં જોડાવાય તો નહી તો થાય નહીં હવે ભગવાનમાં ક્યારે જોડાવાય મધ્યના ચોથા વચ્ચે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો મહારાજ આ અખંડ ચિંતન કેમ નથી રહેતું મહારાજ કે સ્વામી એવી તો શ્રદ્ધા જોઈએ પેલા અને જો શ્રદ્ધા એવી ન હોય તો શ્રદ્ધામાં કાચપ હોય તો સમજવાનું ભગવાનનો મહિમા જાણ્યા પણ કાચપ અને જો મહિમા જાણ્યા માં કાચપ છે જો ગયો તો મહારાજ કે પછી કાચપ ન હોય તો અખંડ ભગવાનની મૂર્તિ સાથે જોડાઈ રહેવાય શું આવ્યું ફરી ફરીને નિશ્ચયની વાત આવી એટલે ભગવાનને ઓળખવા તો પડે જ એનો નિશ્ચય દ્રઢ થવો જ પડે હવે માનો કે આપણે નિશ્ચયમાં કચાશ છે એ ખબર કેમ પડે ત્રેસઠમાં વચના વર્તમા મહારાજે કહ્યું ટૂંકમાં કે જેને નિશ્ચયમાં કચાસ હોય એને કેવા કેવા સંકલ્પ થાય તો કે ભગવાનમાં કોઈ સામર્થ્ય જોવે ત્યારે એમ થાય આનંદ થાય બહુ સરસ દિવ્ય છે ઓહો પણ અસમર્થપણું દેખાય ને તો મન ઝાંખું પડી જાય કાળયવન થી ભગવાન શ્રીકૃષ્ણ ભાગ્યા તો એમ થાય ભગવાન થઈને ભાગે કાળયવન પાછળ પડે પણ છે દ્વારિકાથી ભાગ્યા ઉઘાડે પગે મોજડી પહેરવાનું વેત ન રહેવા દીધું કાળયવન પાછળ પડ્યો અને ભગવાન દોડ્યા જાય દોડ્યા જાય અને એમ થાય ભગવાન ઊંઘ માંથી ઉઠાડે ને એ બળીને ભસ્મ થઈ જાય ભગવાન ત્યાં કાળ લઈ ગયા કારણ કે એને ઉદ્ધાર નતો કરવો એને ઘનશ્યામ મહારાજ વખતે કાલી દત્ત કરવો હતો અને એને રાખવાનો હતો પેન્ડિંગમાં સ્પેર માં રાખવાનો હતો મુચકુન પોતાની કાળી કામળી કાળિયા અહીંયા મારી બીને સુઈ ગયો અને મુચકુદ જાગ્યો આમ જોયું તો કાળીવન બળીને ભસ્મ થયો ભગવાન બહાર નીકળ્યા મુચકુંદ મહારાજ કે પ્રભુ આપ કોણ છો આ બધું શું થઈ ગયું પછી એમ કેવાય છે રાખી તો એવી પાય પણ ચરિત્ર માં આ ઓલું ચરિત્ર જોવે કાળીઓ બાળીઓ એટલે તરત એમ થાય વાહ વાહ વાહ ભગવાન તો સમર્થ કરતા કરતા અન્યથા કરતું હવે ભાગ્યાથી નહોતું થતું એટલે દિવ્ય ચરિત્ર જોવે તો આનંદ થાય માનુષી ચરિત્ર જોવે છે શંકા થાય આપણે શું સમજવાનું આપણે એ સમજવાનું કે કઈક ભાઈ માનતા રાખી હોય સંકલ્પ હોય દીકરો હાજર થઈ જાય નોકરી સારી લાગી જાય છોકરાની સગાઈ થઈ જાય જો એ કામના પૂરી થાય તો કે ભગવાન જેવું કોઈ સમર્થન નહીં હો કાળ માયાના કે તો એ જ છે ને આખરે એના જેવું કોઈ નહીં ભાઈ એને શરણે દાન થઈ જાય પણ એ કઈ થાય નહીં પ્રાર્થના કરી જાળીયું વાંકી વાળી નાખી તો એક છોકરાનું એક હક પણ નથી સોખું નથી ગોઠવી શકતા ભગવાન ને ગગલાવે મૂર્તિને ઘા કરીને ફેંકી દે રોષ ચડે આરતી ઉતારતો તો આરતી પછાડે આવો રોષ ભગવાન ઉપર આવે મહારાજ કે નિશ્ચય જ નથી કલ્યાણમાં પણ ફેર છે ખોટ છે કરાય અને સ્વભાવ મૂકવા હોય તો મૂકાય નહીં એટલે નિશ્ચયમાં કચાશ છે અને ત્યાં સુધી પછી ઘાટ થાય કે હું કામ ક્રોધ મટતા નથી સત્સંગ કરી કરી મરી ગયો તો સ્વભાવ જાતા નથી ભગવાન મારા કેમ મટાડતા નથી વધારે આવું થાય તો શું કરે તો પછી નહીં શું કામ સોળ હજાર એકસો આઠ ને પરણે આ રે લક્ષ્મીજી શું કામ રાખે રાધાજી ના આયરે શું રાખે સીતાજી ના આયરે શું કામ રાખે ધામમાં બધા સજોડે શું કામ માટે એ સુખ પણ ભગવાન ભોગવતા તો હોય છે પણ આ ભગવાન કહેવાય છે આપણે જીવ કેવાય છે એટલો ફેર છે આવો ઘાટ થઈને મહારાજ કે ઉભો રહીએ એનું કલ્યાણ થતું નથી અને છેલ્લે એમ પણ થાય એને કે ભગવાન તો મજા કંઠી પેરી સત્સંગ કર્યો પણ આપણું કલ્યાણ થશે કે નહીં શું ખબર મરીને ભૂતપ્રત તો નહીં થવાનું આવું જેને વર્તતું હોય તો સમજવાનું કે એને ભગવાનનો સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો નથી ભગવાનનું સ્વરૂપ એને ઓળખાણું નથી અને એના કલ્યાણમાં પણ ખોટ મોટી છે માટે જવું હોય તો આવું આવું થતું હોય તો આપણે ગમે તેમ નિત્રમાયું છે ને કે ઘાટ નથી તળતા તો મહારાજે ચોવીસ માં વચનાત્મા કીધું છે એ પ્રમાણે નિશ્ચય અને મહિમા યથાર્થ સત્સંગ કરીને દ્રઢ કરે તો મહારાજ કે પછી એને કોઈ વિષયો નથી પણ હવે એ સૂચતું નથી અને ભગવાનનો દોષ કાઢે છે એટલે નિશ્ચય છે કે નહીં એ તપાસવાની આટલી વાતો મહારાજે કરી હવે છેલ્લો પ્રશ્ન થોડોક નિર્વિકારંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો એ મહારાજ હવે જોજો બઉ સરસ મજાનો એક પ્રશ્ન ગમે છે અને માન ઈર્ષા તો દિને દિવસે ને દિવસે વધતા જ જાય છે આનું કારણ શું પ્રશ્ન જુઓ તમે કેવો મજાનો આપણા માટે જ નિશ્ચય તો છે પણ રૂડા ગુણ તો આવતા નથી ઉલટાના બધે દોષ વધતા જાય છે બઉ સરસ મહારાજ આપ્યો થોડો સમજવો અઘરો છે પણ સરળ પણ છે મહારાજ કે સ્વામી એ અમૃત દૂધપાક સાકર શિંગડીઓ વિછનાગ એટલે ઝેરી ઔષધિ થાય છે એ ઝેર અફીણ આ બધું ઠાકોરજીની પાસે થાળ લાવીને ધરાવીએ ને તો શિંગડીયો વચનાગ શીંગડીઓ વચનાગ જ રે અમૃત અમૃત જ રે સાકર સાકર જ રે અફીણ અફીણ જ રે એના ગુણ બદલાય જાય નહીં એમ કોઈ જીવ આસુરી હોય અને અતિ હોય એ ભગવાનને સમીપે આવે તો પણ એનો સ્વભાવ મૂકે નહીં પછી એ સ્વભાવને વશ થઈને ભગવાનના ભક્તોને અપરાધ ને દ્રોહ કરે એટલે એના જીવનું ભૂંડું થઈ જાય છે આમાં આપણું એનાલિસિસ પીડ્યું છે ભાઈ આમાં આપણું પીડ્યું ગુણ આવતા નથી નિશ્ચય હોય તો આવે છે પ્રશ્નમાં એમ કીધું કે નિશ્ચય છે સમજો નિશ્ચય છે પણ ગુણ આવતા નથી હું તમને એમ પૂછું છું કે જે અતિ કુપાત્ર જીવ હોય અને આસુરી જીવ હોય મહારાજ જવાબમાં તો જ નીકળ્યું કે એને રૂડા ગુણ આવતા નથી અને માન ઈર્ષા ઉલટાના વધતા જાય છે જવાબ તો આજ છે ને પણ એને રૂડા ગુણ કેમ નથી આવતા એની પાછળ એને નિશ્ચય કીએ છે એમ તો હકીકતમાં આસુરીને અતિ કુપાત્ર હોય અને નિશ્ચય હોય કે ન હોય જવાબમાં લખ્યું પ્રશ્નમાં લખ્યું પણ ખરેખર હોય છે કે નહીં જોઈએ એવો નથી દ્રષ્ટાંત તમે જુઓ બલિ મહારાજ યજ્ઞ કરે છે વામનજી આવે છે ત્રણ ડગલા પૃથ્વી માગવા બલિ મહારાજ એક બ્રાહ્મણ જ સમજે છે બટુક બ્રાહ્મણ શુક્રાચાર્ય સમજી ગયા છે કોણ છે વિષ્ણુ છે એ શુક્રાચાર્ય સમજી ગયા પણ બલી મહારાજ નથી ઓળખી શક્યા છતાં બલિ મહારાજ ને શુક્રાચાર્ય ઓળખાયા મહારાજે બધું આપી દીધું સમર્પણ કરી દીધું શુક્રાચાર્ય નિશ્ચય તો છે કે આ એ છે કોણ ઓલ્યો વિષ્ણુ છે ને એ આ છે એને નિશ્ચય તો થયો પણ યથાર્થ નિશ્ચય ન થયો કેમ યથાર્થ ન થયો એમ સમજતા નિશ્ચય હોવા છતાં કે આ વિષ્ણુ છે ને કુટિલ છે કપટી છે પ્રપંચી છે દગાખોર છે લોભી છે પડાવી લેનારો છે જો નિશ્ચય હોવા છતાં બસ આપણે આવો નિશ્ચય હારવા ઊભો હોય ભગવાન તો છે પણ આપણું ધાર્યું કઈ કરે નહીં આપણને ક્યારે આપે નહીં એ બધા નરસિંહ નું કામ કરે આપણું થોડું કરે આવું જે વચમાં છે ને એ શુક્રાચાર્ય છે આપણે વચનવર્તમાં મહારાજે પણ કીધું છે એવા નિશ્ચય નથી પેલા બોલાવે છે કોઈની વાત બદલાઈ જાય છે એટલે યથાર્થ નિશ્ચય નથી માહિક ભાવ સહિત નિશ્ચય છે માઇક ભાઈ વચમાં મનુષ્ય ભાવ નાખ્યા કરે છે એટલે યથાર્થ નિશ્ચય ન હોવા હોવાથી એને કલ્યાણકારી ગુણ આવતા નથી એટલે શ્રીજી મહારાજે જે શબ્દ વાપરો છે ને ભાઈ કે અતિ આસુરી કુપાત્ર જીવ ભગવાનને સમીપે આવે તો સ્વભાવ મૂકતા નથી નિશ્ચય હોય મૂકતા નથી એમ ન કહ્યું સમીપે આવે સમીપે તો આવે શુક્રાચાર્ય પણ સમીપમાં હતા એમ સમીપમાં આવે નિશ્ચય છે એમ ન કહ્યું કારણ કે નિશ્ચય હોય તો એને કલ્યાણ થાય એવા ગુણ આવે ને આવે સમીપે આવી જાય છે ભગવાન જાણીને આવી જાય છે પણ નિશ્ચય ન હોવાથી રૂડા ગુણ આવતા નથી પણ ઉલટાણા દોષ આવે છે કેમ સ્વભાવ મુકતો નથી ને ભગવાનના ભક્તોનો એ સ્વભાવને વશ થઈને અપરાધ કરે છે દ્રોહ કરે છે આસુરી હોય ને એને બે ત્રણ વસ્તુઓ પેટન્ટ હોય છે એક એને એમ જ હોય છે કે હું સમજું ને એવું કોઈ સમજે નહીં મારા જેવો કોઈ નહીં બસ હું સર્વશ્રેષ્ઠ બીજા બધા મારાથી હલકા આ એક આસુરી બુદ્ધિ જો આપણામાં હોય તો તરત ઓળખાય અતિ હોય ને તરત આ ઓળખાય હું શ્રેષ્ઠ બીજા બધા હલકા બીજો બીજો ગમે હોય ને સદગુણ હોય બીજામાં તો એને સદગુણ હોય તો જરાય ખચકાટ ના થાય ધૂળ ચાટતો કરી દે ને તો એને સંતોષ ન થાય આ આસુરીપણા લક્ષણ છે અને જે દૈવી હોય ને તો બીજાને દુઃખ ન આપી શકે ના ના રેવા જ હશે હાલ જવા જ્યો ને पर बोले तो ठड़ काटी नाखे ये आसूरी जीवन हमें एवं स्वभाव वर्त हो तरह शू करें भगवान भक्तों ने पीड़े निंदा करें अवगुण करे, करे दुख आपे एट महाराज हिरण कश्यपु ना प्रहलाद न दृष्टान है कि हिरण कश्यपु सर्वश्रेष्ठ मानते तो સગો દીકરો પ્રહલાદ હતો તેને પીડવામાં બાકી રાખ્યું ભાઈ પર્વત ઉપરથી નાખી દીધી પ્રહલાદ ક્રૂર ત્યારે એવા અપરાધ જયારે પ્રહલાદના કર્યા ત્યારે ભગવાન થંભ પ્રગટ્યા અને નૃસિંહ રૂપ ધારણ કરીને હિરણ નાશ કરી નાખ્યો એટલે સ્વભાવ આવો હોય એટલે અપરાધ થાય ને ને લીધે દોષ વધે છે પણ ભાઈ એક મજાની વાત તમને કહું અહિસ્વામી પ્રશ્ન પૂછ્યો છે એમની વાતોમાં કયો છે આ જે પ્રશ્ન પૂછ્યો છે ને એ જ ઇટી જેને વર્તતું એ જ ઇટીજી એને વર્તતું બોલો ગામડે ફરતા એક વાત છે એની સાથે નિર્મળાનંદ સ્વામી હતા હવે નિર્વિકારંદ સ્વામી એ નાના મોટા સંતો હોય એની હારી એને આવું ચાલી રાખે એમાં નિર્મળાનંદ સ્વામીને બહુ હેરાન કરે હવે જોવો જે ભગવાનની સમીપે છે કંઈક નિશ્ચય એ છે કે આ ભગવાન છે તધુ થયા છે અને નિર્મળાનંદ સ્વામી સાવ નામ એવા ગુણ અને આમના ગુણથી વિરુદ્ધ નિર્વિકારંદ પણ વિકારવાન નિર્મળાનંદ અને નિર્મળ સંત જ્યાં જ્યાં વચન નિર્મળાનંદ સ્વામી ના પ્રશ્ન આવે છે રાજી થઈ છે અને નિર્મળાનંદ સ્વામી ની થોડા એમને હેરાન કર્યા આ કર્યો નિર્મળાનંદ સ્વામી બિચારા ભજન કરે એમાં ભગવાન સહન ના થાય ચાર જમ આકાશ માંથી ઉતર્યા બોલો દીક્ષા કરેલો સાધુ હતો અને મહારાજ હાજુમાં હતા ગુણાતીતાનંદ સ્વામી કીધો છે ચાર જમ આમથી આવ્યા હડપ કરીને નિર્વિકારંદને પકડી લેવા ગયા ને એકદમ દોડી નિર્મળાનંદ સ્વામી પાસે બે ગયો કોણ નિર્વિકાર સ્વામી એટલે જમ ઉભા રહી ગયા એ કે હવે ઓયલા પાસે બેઠો છે ને ત્યાં સુધી નહીં લેવાય તે એમને રાતે ચાર જમ આમનો માટે મારે રાખ્યા અને ઓયલો નિર્મળાનંદ સ્વામી પાસે જ જાણે છે કે નિર્મળાનંદ સ્વામીને લીધે હું બચ્યો છું તો એ માથી ના માગી બેઠો જો પછી હવાનું ટાણું જો પેશાબ પાણી તો સ્વામી કે લાગે કે નહીં એટલે જમ છે ને થોડાક ભાઈ એટલે આને થયું કે હા હવે ગયા છે તો નિર્મળાનંદ સ્વામી પાછી ઉઠી ને પેશાબ કરવા માટે નીકળ્યો જેવો નીકળ્યો ઉપરથી આવી બાજ પક્ષી ઝપટ મારે લઈને નિર્વિકાર સ્વામીને જમ લઈ ગયા શું જોઈ રહ્યા છો એટલે એનો જેવો વર્તતું હતું એવો જ મહારાજે ઉત્તર આપ્યો કે અતિ આસુરી કુપાત્ર જેવું હોય સમીપે તો આવી જાય પણ સ્વભાવ મૂકે નહીં પછી એનો અતિશય ભૂંડું થઈ જાય એટલે મહારાજ કે એને નિશ્ચય નહી ભલે નિશ્ચય ન હોય નિશ્ચય ન હોય ત્યારે સ્વભાવ મૂકી ન શક્યા નિશ્ચય ન હોય ત્યારે નિર્મળાનંદ સ્વામી નો સંતો મહિમા સમજી ન શક્યા ત્યારે તેને અપરાધ કર્યો એટલે નિશ્ચય હોય તો ગુણ આવે પણ નિશ્ચય છે નહીં સ્વભાવ મુકાતા નથી અને સ્વભાવને બસ ભક્તનો સંતનો દ્રોહ કર્યો એટલે એનું ભૂંડું થઈ ગયું ભગવાનને મળ્યા હોવા છતાં એટલે શ્રીજી મહારાજે છેલ્લે લખ્યું કે એવું ગરીબપણું પકડવું ને કે કીડી જેવા જીવને દુખવો નહીં કારણ કે ભગવાન તો છે ને ગરીબના હૃદયમાં બેઠા છે અને ગરીબને જ્યારે કોઈ દુઃખ આપે છે એવા ભક્તો સંતોને દુઃખ આપે છે તો ભગવાન એના જીવનું ભૂંડું કરી નાખે છે એ રીતે જો આપણે કલ્યાણના ગુણ લેવા હોય આસુરી ન થવું હોય ભલે આસુરી કે કુપાત્ર હોય આપણે માનતા ન હોઈએ પણ એટલું તો માનીએ કે હવે ભગવાનની પાસે જવું છે તો ભગવાન ને ભગવાનના ભક્તો એનો અપરાધ ન થાય દ્રોહ ન થાય કોઈને હેરાન ન કરીએ પીડા ન આપીએ તો ભગવાનના ભક્તોમાં ભાવ હશે ને તો એના રાજીપાથી એની કૃપાથી ભગવાનના કૃપાથી કો પણ એનુગ્રહથી કોપથી આસુરી થઈ જાય ભગવાનના ભક્તોના કોપથી આસુરી થઈ જવાય અને કૃપાથી દૈવી થઈ જવાય તો ભગવાનના ભક્તો સાથે જો બનતું હશે અને નિર્માની વર્તાતું હશે તો જરૂર ભગવાનનું સ્વરૂપે ભગવાનના સંતોના ભક્તોના પ્રતાપે ઓળખાશે એનો નિશ્ચય થશે કલ્યાણકારી ગુણ આવશે અને માન ઇષાદિક દોષ ઘટી જશે શુદ્ધ થવાશે અને પુરુષોત્તમની સેવામાં ત્યાં પહોંચાશે પણ મૂળ જે કથા કરીને પહેલાં એ કે એ ગુણ હોય તો પુરુષોત્તમ પાસે રહેવાય અને એ ગુણ મેળવવા માટે તો આ રાજાને જેમ ઓલા ઓળખી શક્યા એમ આ અક્ષરાધીશને આપણે જો માનવ રૂપમાં ઓળખી જઈએ અને નિશ્ચય થાય અને માનવરૂપમાં રહેલા એવા ભગવાનના ભક્તો અને સંતોને પણ આપણે ઓળખીએ અને એમની દાસ્તા સ્વીકારાય અને ત્યાં એમ કહેવાય કે હું તમારી ગૌ છું એમ જો થાય ભૂલ થાય તો માફી મગાય તો કલ્યાણ થાય અને કલ્યાણકારી ગુણ આવે ને ભગવાનની પાસે સેવામાં પહોંચાય ભગવાન શ્રીહરિ મને તમને સૌને એવી સમજ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ